બંધુ સહજંદ ભવોચ રૂપ નિમલ બંધુ ધર્મ કુંવર વરદાય વાો મારો આખિલ ભુવન નાયક છોટે કરે ણવ સુદર રૂપ અનુપ જુગલ ચરણે લો પ્રેમ સખી ના ના ભલા તારી આંગળી ઓ નખમણી જો ચિત ચોરી કહું ન તારા ઉ અનુપમ છાપ જોવાને આ કરો રે લો મા રે ભે અરખન માય જાણું હમણા તારું ઉદારતી રસ્રૂપ શીતળ સદાનાથજી લોરા પ્રેમ સખી નાથ મણું ભરી બાથજી તારીારી મૂરતિયતિ રસરૂપ રસિક જોઈને જીવે રસ નાચાર છાસતે નવ પીબે वाला तारे तारी आंग रेखा नख नखमणी रे चोरी कहूँ नही रेलो श्रीजी महाराज ने हाथनी आंगली चा ंगली अंगूठा थी पांच अंगूठो पर ब्रह्म न प्रतीक आंगली गुरु नगदर्शक ज्ञान विचार बुद्धि एनु प्रतीकना पी मध्यम आंगली धन संपत्ति समृद्धि आंगली अनामिका आंगली कल्याण सत्कर्मनी शुभकर्मनी मंगल कार्य आत्मश्रेय आंगली पची टचली आंगली ये सत्ता ने ऐश्वर्य आंगली आ पांच वस्तु सीवाय लगभग જીવનમાં શું જોઈએ સત્કર્મ અને કલ્યાણ જોઈએ ઐશ્વર્ય પ્રતાપ શાસન આથી બીજું તો કઈ છે એ બધું હાથમાં છે કોના ભગવાનના અને ભગવાનના એવા મહાપુરુષોના સાધુ પુરુષ એવા હોય એના હાથમાં એટલા માટે આપણે સાધુ પુરુષોનો માથે હાથ મુકાવવાનો આગ્રહ હોય છે કે જો માથે હાથ મૂકે તો આપણું કામ થાય અને વિજ્ઞાન પણ સાબિત કરે છે કે હાથની આંગળીઓ અને પગની આંગળીઓ હાથની अंगूठा आंगली एज प्रमाणे चरणनी अंगूठा आंगली है एट चरण में मस्तक मूकीने प्रणाम कर मे हाथ मुकाव आग्रह हो विज्ञान कहे कि हाथ में नख चरण आंगली में ऊर्जा वह ए कोई ना अपन स्पर्श थाय तो ये असर थे दुर्जन पुरुष ना स्पर्श थे तो दुष्टता प्रभाव पड़े भगवान ने भगवान भक्त साधुओं स्पर्श था तो मंगल प्रभाव पड़े अपने त्या आग्रह कर हाथ मुका एक रस्त बढ़ी गयो પ્રાણી કે મુકો, હાથ મૂકો એવી રીતે સ્પર્શનો ફાયદો તો થાય પણ મનમાં કંઈ ધારણા હોય તો એ સફળ ન થાય અને સહજ સહજ રીતે પણ સાધુ સંતો હાથ મૂકે તોય ઘણીવાર સ્પર્શનો પ્રભાવ પડે પણ આ પાંચેય વસ્તુમાંથી એકાદનો સંકલ્પ કરીને જ્યારે મહાપુરુષ માથે હાથ મૂકે તો એ અવશ્ય સફળ થાય છે પણ એનો સંકલ્પ હોવો જોઈએ ત્યારે એ શક્તિ એને સ્પર્શ થાય અને એ ખજાનો એનામો ભરી દે સ્વરૂપાનંદ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી એ ફરતા ફરતા કચ્છ પ્રદેશમાં જાણીતો પ્રસંગ છે ધ્રુફઈ ગામ આવ્યા એની સીમમાં એક છોકરાએ આ બે સંતોને સાધુ જાણીને પોક આપ્યો સંતોને પ્રણામ કર્યા જમવાનું આપ્યું પીવા માટે જળ આપ્યું સંતો રાજી થયા કે આવું દસ બાર વર્ષનો છોકરો સદગુણી છે પોંક જેમાં પાણી પીધું અને સંતોએ કહ્યું છોકરા માગ ત્યારે જોતું હોય ને છોકરો કે મહારાજ મને કંઈ માગતા ન તમને જે ઠીક પડે એ આપો અને તમને વાલું હોય એ આપો તમને ગમતું હોય એ આપો અને સ્વરૂપાનંદ સામે એને વ્યાપકારના સામે માથે હાથ મૂક્યો જોયું અને એ સંકલ્પ કર્યો અમને વાલા ભગવાન તો ભગવાન તો અંગુઠાનું પ્રતિક છે અને અંગૂઠા સહિત એમ સંકલ્પથી હાથ મૂક્યો એ જ સમયે પેલા છોકરાને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ જ્યાં જુએ ત્યાં શ્રીજી મહારાજનું દર્શન થાય દૂર બેઠા બેઠા એ ગઢપુર હોય મહારાજ કે જ્યાં હોય ત્યાં બધી લીલા દેખે આવરણો હટી ગયા જો ભગવાનની પ્રાપ્તિ થઈ એ અંગૂઠાનો સ્પર્શ સાધુએ કર્યો કેવું થયું વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ શ્રીજી મહારાજે પધરાવ્યા તો એમની છાતીમાં પોતાનો અંગૂઠો છાંપતો આ અંગૂઠો આપણે જે વાત કરીએ છીએ શાસ્ત્રીય છો ગોઠવેલું મનગણન લકડહંધાળ નથી એ અંગૂઠો શ્રીજી મહારાજે વડતાલ હરિકૃષ્ણ મહારાજની છાતીમાં આમ દબાવ્યો અને આછી રેખા પણ છાપ દેખાય છે અને પ્રતિષ્ઠા કરી પોતે પોતાના પરાત્પર પર સ્વરૂપનું આવાહન કર્યું વિવેકાનંદ એટલે નરેન્દ્ર જયારે રામકૃષ્ણ પરમ્યા અને બ્રહ્મદર્શન ની વાત કરી ત્યારે પણ એમને અંગુઠો છાતીમાં દબાયો અંગૂઠો દાપુરુષદાસજી સ્વામી હતા એમને રાજકોટના રામજી ભટ્ટ સ્વામી તમે બધાને સમાધિ કરાવો છો મને કરાવો ને અને સ્વામી છાતીમાં અંગુઠો દબાયો ને સમાધિ એટલે આ भगवान मिला आप ज्योतिष शास्त्र प्रमाण अंगूठा ना आकार प्रकार एनी रेखाओं बढ़ू जुम्मे कोव अंगूठो है एना घूम कही सक तो भगवान जय माथ मूके तेरे तो पोते पोता स्वरूप आपी दिए સંતોપણ જો સંકલ્પ કરે મહાપુરુષો તો પણ એને ભગવાન ભેટ સાક્ષાત મિલાવી દ્રીજી મહારાજ વડતાલ હતા અને વિસનગર થી ઝુમખરામભાઈ સંઘ સહિત ત્યાં દર્શને આવ્યા શ્રીજી મહારાજ ને જેવા એ પગે લાગવા ગયા એટલે મહારાજે હાથમાં સોટી હતી એ સોટી ફેરવી મારી ચુમ્બરામભાઈ કે અરે પ્રભુ તમે મને શું કામ માર્યું તો કે બસ મન થયું એમ કઈ હોય આમ તમે બધાની વચ્ચે આમ વળગાડી દીધું હોય મહારાજ કે જો સાંભળ હિરણકશ્યપુના વખતમાં તું એના સૈનિકમાં સૈનિક હતો અને હિરણકશીપુ પ્રહલાદને મારવાનો હુકમ આપતો ત્યારે બીજા સૈનિકો પ્રહલાદને હેરાન કરતા પણ તું એને ભગવાનનો ભક્ત જાણીને તું એના ઉપર કે હાથ ઉગામતો નહીં પણ એને જે રીતે રક્ષા થાય એવો થોડો પ્રયાસ કરતો અને હિરણકશીપોનો પણ હુકમ માનતો અને ભક્ત નું આદર જાળવતું એ પૂર્ણ આજ તને અમારો જોગ થયો છે આવી તો ઘણી કથાઓ છે ને સહજાનંદ સ્વામીના જીવનમાં તને બહુ મજા પડી જાય એવું બધું છે એ તો મહારાજ મારા બહુ ભાગ્ય કે એવું સત્કર્મ થઈ ગયું અને ભગવાનના ભક્ત આદર રાખ્યો जो भक्त भगवान सतो भक्त सेवा आदर एनु क्या एवं महान भाग्योदय साथ उदय थत हो आ बगवत संबंधी कार्य है यने सत्कर्म क्या नाश न थाय भगवान पास अपन लई जाए તો હિરણકશીપો વખતે તું હતું ભક્ત પ્રહલાદની રક્ષા કરતો એટલે આ તને અમારો જોગ થયો હા બરાબર છે પણ મને માર્યું શું કામ એ મહારાજ કે ભાઈ માર્યું એટલા માટે કે તારા થોડા પાપ હતા તો અમને દયા આવી એટલે અમે સોટી મારી અને તારા પાપ બધાએ નાશ કર્યા એમ મહારાજ હા તો બીજી વળગાડો મહારાજ કે ના હવે નહીં હવે જરૂર નથી ભગવાન હપ્તા વારી થોડી હોય પંચવર્ષના હોય એટલે તારા બધા પાપ નાશ કર્યા બહુ સારું થયું મારા મહારાજ રાજી થઈ ગયા માથે હાથ મૂક્યો અને એમ કહ્યું જાઉંજ મુખરામ તમને અમારું અખંડ દર્શન થશે લો અંગૂઠાનો પ્રભાવ અખંડ દર્શન થાય છે એ બીજે દિવસે મહારાજ પાસે આવે ને ઝુમખરામ ઝાંખા પડી ગયા આંખમાં આંસુ આવી ગયા મહારાજ કે શું છે તો કે મહારાજ તમારું અખંડ દર્શન થાય છે તો મારે વ્યવહાર કેમ કરવો મારે ઘર કેમ ચલાવવું મારા મા બાપ વૃદ્ધ છે વ્યવહાર મારે માથે છે મારો ભાઈ નાનો છે તો આ બધી ક્રિયાઓ મારે કેમ કરવી અખંડ તમારું દર્શન થાય છે મારા તો સારું તને ન ઠીક પડ્યું તો નહીં થાય હવે એ મહારાજ એમ ન થાય એમ નહીં પણ હું જયારે ઈચ્છા કરું જ્યારે પૂજા કરું ધ્યાન કરું માનસિક કરું બસ એવું બધું કરું ત્યારે ઈચ્છું ત્યારે મને આપના દર્શન થાય સારું જા એવી રીતે દર્શન થશે અને પછી ઝુમખરામને જિંદગીભર આવી રીતે જ્યારે ચાહે ત્યારે શ્રીજી મહારાજના સાક્ષાત દર્શન થાય આત્મા મૂકે અને કામ થઈ જાય ભગવાનની પ્રાપ્તિ થઈ જાય માયાના કોઈ આવરણ અને કેટલા નાના બાળકો બાલિકાઓ સ્ત્રીઓ પુરુષો સંતો ભક્તો નિરાવરણ દ્રષ્ટિ બસ મહારાજ હાથ ફેરવે દ્રષ્ટિ ફૂરવે માયા હટી જાય અને એ તો માયા તો એમની એમની મૂકેલી છે ને એ તો એનો સંકલ્પ કરે તો માયા હટી જાય પછીની આંગળી છે તર્જની આંગળી એ વિદ્યાની ગુરુની બુદ્ધિની ભગવાનને ભગવાનના સાધુ જેના માથે હાથ મૂકે વગર ભાઈણે વેદવાણી ઉચ્ચારે જગતનો ગુરુ થાય બુદ્ધિ નું કમળ ખીલી જાય પ્રજ્ઞા ખીલી જાય જુનાગઢમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી હતા આપણે થોડા પ્રસંગ એકાદ પ્રસંગ સંત લઈશું અને એકાદ પ્રસંગ ભગવાનનો લઈશું પાંચે આંગળીઓમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી મહાસર્થ જેમણે હરી લેલા કલ્પતુર નામનો વિશાળ છત્રીસ હજાર શ્લોકનો ગ્રંથ લખ્યો છે શ્રીજી મહારાજના જીવનચરિત્ર ગુણાતીતાનંદ સ્વામી સાથે અપાર હેત બ્રહ્મચારી મહારાજ હતા ગુણાતીતાનંદ સ્વામી ધામમાં પધાર્યા અચિંતનંદ બ્રહ્મચારી પણ વૃદ્ધ થયા એમની સેવા એમના શિષ્ય શાંતનંદ બ્રહ્મચારી કરતા એને એક દિવસ કહ્યું કે શાંત એને શાંત કહેતા શાંત હવે મારે ધામમાં જવું છે અરે ગુરુ મહારાજ તમે જતા રહેશો તો પછી હું સુખ કરીશ તો કે એક દિવસ તો જવું જ પડે ને શરીર વ્રત થયું પણ ગુરુ હું સુખ કરું હું કાંઈ ભીડ્યો નથી મને કાંઈ બીજું આવડે નહીં હું તો તમારી સેવા કરી જાણો તો મને હારે લઈ જાઓ ના તું અહીંયા અને તને ચિંતા હોય કે હું ભીણો નથી ઘણી ગુરુજનોની સેવા કરવામાં જીવન એવું ડૂબી જાય કે બીજું કંઈ થઈ પણ ના શકે તને એમ હોય કે હું કંઈ ભીણો નહીં થયો મારું કેમ જીવન ગુજારો થાય માથે હાથ મૂકો શાંત અરે જા તારા જેવો કોઈ વક્તા નહીં થાય અને આ બધા ઐતિહાસિક વાતો છે વરતાલ થી આચાર્ય મહારાજ પધાર્યા હોય કે કોઈ પ્રસંગે બંને આચાર્યો ભેળા થયા હોય તો લોકો એમ કેતા સંતો મોટેરા વડીલ બધા કોઠારી ભંડારી બધા હોય એ એમ કે શાંત બ્રહ્મચારીને કથા વાર્તા કરવાનું કહો અને બ્રહ્મચારી ગંગાના પ્રવાહ જેમ બોલે શ્રીજી મહારાજને સંભાળે ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને સંભાળે અને પોતાના ગુરુ અચિંત્યાનંદ બ્રહ્મચારીને સંભાળી અને પછી શબ્દ બોલે પણ એવા ભગવાનના ચરિત્રો ભક્તોના ચરિત્રની એવી ઉપદેશવાણી વચ્ચમાં ગુથી ગૂંથી એવું સરસ બોલે આખી સભા ક્યારેક ક્યારેક રાજકીય પુરુષો મળવા આવ્યા હોય મોટા પુરુષો અને બ્રહ્મચારી બોલતા હોય શાંતના બ્રહ્મચારી પહેલાં લોકો પણ આમ છક થઈને સાંભળી જ ઉઠવાનો ભાવ ન થાય આવું બ્રહ્મચારી મહારાજ બોલતા એવું નોંધાયેલું છે શાનાથી કેવળ ગુરુના પ્રથા આરુણી ઉપમેદની કથા ઉપનિષદમાં આવે છે એ ગુરુ પાસે ભણવા આવ્યા હતા તો ગુરુએ તેમને શું ગાયોની દેખભાળને ચરાવવામાં રોકી દીધા અને આકરી કસોટીઓ કરી પણ એ કસોટીમાંથી પાર ઉતર્યા અને ગુરુએ હાથ મૂક્યા વગર ભણે બધા વેદ વેદાંત શાસ્ત્રો જીવાગ્ર થઈ ભગવાને પાંચ વર્ષના ધ્રુવજી ઉપર પ્રસન્ન થઈને હાથ મૂક્યો ધ્રુવજીને મનમાં સંકલ્પ છે ભગવાન દર્શન આવ્યા મારે સ્તુતિ કરવી પણ હું કંઈ આવડતું નથી અને ભગવાને મસ્તક ઉપર હાથ મૂક્યો પાંચજન્ય શંખ કંઠ સાથે અડાડ્યો અને ધ્રુવજીને વેદાધિક ની થઈ અરે ઘણા એવા યજ્ઞ પ્રસંગો શ્રીજી મહારાજ એવા બ્રાહ્મણોને કહ્યું છે અરે આ હરિભગત છે ને આને તમે યજ્ઞ કાર્યમાં રાખ્યા નથી પેલા કે કેમ રાખ્યા કાંઈ ભીણ્યા નથી હોય કઈ બોલો વેદ મંત્રો કડકડાટ બોલે અને યજ્ઞ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી વેદ મંત્રો બોલે યજ્ઞ પૂરો થાય છે જ્ઞાનની પૂર્ણાહુતી થઈ જાય ભગવાન કૃપા કરે મોટા પુરુષો કૃપા કરે ભણવું ન પડે અને આપણે ત્યાં એટલે જ કહેવાતું કેવળ પુસ્તકમાંથી વિદ્યા નથી મળતી પણ ગુરુ ને ભક્તોના આશીર્વાદથી વિદ્યા મળે છે શ્રીજી મહારાજ ગાદીએ બેઠા પછીના થોડાક જ વર્ષોની વાત છે ધોરાજી પધાર્યા અને ત્યાં માવજી દવે રામાનંદ સ્વામી વખતના બહુ સારા હરિભક્ત એટલે શ્રીજી મહારાજ સાથે મુક્તાનંદ સ્વામી વગેરે સંતો માવજી દવે ઘરે વધારે માવજી દવે તો ધામમાં વૈયા ગયા હતા એમના બેન હતા ગંગાભાઈ હવે માવજી દવે ચાર દીકરા હતા હરજીવન રાઘવજી લાલજી કેશવજી ભાઈ વ્યા ગયા એટલે બેનને બહુ દુઃખ થાય મને માને હું એક બાઈ માણસ ભાઈ ને ચાર દીકરા હવે દીકરા બીજું કાંઈ ભીણા નથી એ જમાનામાં કંઈ આવું શિક્ષણની કોઈ વ્યવસ્થિત પદ્ધતિ હોય નહીં કોઈ પાસે ભણે બ્રાહ્મણો પાસે તો ભણ્યા વાંચતા લખતા થઈ જાય ને કંઈ આવડે સરકારી કઈ શાળાઓ કે કઈ હોય નહીં હવે ચાર મારા ભાઈના દીકરાઓ એનું મારે શું કરવું મહારાજની પૂજા અર્ચન થઈ બધું થયું પણ થોડેક છેટા આ ચારે ભાઈના દીકરાઓને લઈને ગંગાબા બેઠા આંખમાં આંસુ આવી જાય મહારાજ આમ જોયે રાખે એટલે કીધું કેમ કોચવા ઓછો શબ્દ બોલ્યા કેમ કોચવા ઓછો એટલે સજલ નેત્રે કહ્યું કે મહારાજ શું કરું હું ભાઈ માણસ મારા ભાઈ નથી આ ચારે એના દીકરા છે આનું વ્યવહાર ન महाराज दिये। के कर दिए कहवा मुक्तानंद स्वामी हा महाराज पे राय रायण राखता मुक्तानंद स्वामी बहुत सरस कथाणी लाओ પછી રામાયણમાંથી ત્રણ કાંડ કાઢ્યા મહારાજે અને એક કાંડ રાઘવજીને આપ્યો એક કાંડ લાલજીને આપ્યો એક રામાયણનો કાંડ કેશવજીને આપ્યો મોટો હરજીવન એને કંઈ ના આપ્યું આ ત્રણને એક એક કાંડ આપ્યો અને કહી લો બેસો અમારી સામે વાંચો કહેલા છોકરા કે મહારાજ અમે ક્યાં ભણ્યા છે એ તમે વાંચીએ અરે બ્રાહ્મણના દીકરા તો વગર ભણે ભણેલા જ કહેવાય બ્રહ્માના દીકરા કહેવાય વાંચો એ મહારાજ અમને કાંઈ આવડ અના હાથમાં લ્યો વાંચો મહારાજ ત્રીજી વાર કહ્યું વાંચો અને ભાઈ વિદ્યા સ્ફૂરી કડકડાટ રામાયણના ચોપાયો દોહાવો બોલે અને અર્થ સહિત સમજાવે જાણે ભણેલા ગણેલા કોઈ વિદ્વાન શાસ્ત્રી હોય એવી રામાયણની કથા એક પછી એક એક પછી એક એવી સરસ પુત્ર ભાઈઓ મીણા બોલવા મુક્તાનંદ સામે તો જોઈ રહ્યા મારે તો બહુ દયા કરી જોવો જોઈએ ગંગાબાઈ હવે આ છોકરાઓની આજીવિકાનો કોઈ પ્રશ્ન નથી ગુરુ થઈને પૂજાશે કથા વાર્તા કરશે લોકો દાન દક્ષિણા આપશે ઘરનો વ્યવહાર ધમધોકાર હાલશે ચિંતા કરતા ને જા થઈ ગયા રાજી રેડ બઉ સારું મારા જેવી મારી પણ હવે મનમાં પૂછવું કે મારજીવન રાખી દીધો મોટો દીકરો એ નહી થાય ને કે ત્રણ મારા પાછો નાના ભાઈ એને જમાવટ કરી દીધી મને કઈ પૂછતા નથી મને કઈ દેતા નથી એ તો કઈ બોલ્યા નહીં પણ મનમાં મનમાં થાય એની પેલા ગંગાબાઈ નહી થાય પછી મુક્તાનંદ સ્વામી તો હોય જ હાજર એટલે બધાની માં મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે વાત કરવી જ જોઈ એટલે કીધું મહારાજ થોડુંક અજુગતું થયું હોય એવું લાગે છે હરજીવનને કાંઈ આપ્યું નહીં મહારાજ કે અમને જેમ ઠીક પીડ્યું એમ કર્યું હા મહારાજ ભલે પછી કાંઈ કોઈ બોલ્યું નહીં પછી ત્યાંથી ધોરાજી હતી પ્રયાણ કર્યું સમય ગયો છ આઠ મહિને ફરીથી ધોરાજી આવ્યા ત્યારે ફરીથી ને મુક્તાનંદ સ્વામી વગેરે સંતો માવજી દવેને ત્યાં જ ઉતારો અને ગંગાબાઈ આગતા સ્વાગતા કરાવી છોકરાઓને લઈને આવ્યા પણ ત્રણ છોકરાઓને લઈને સામે બેઠા એટલે મહારાજ કે ગંગાબાઈ ત્રણ ભાઈઓ કેમ મોટો હરજીવન ક્યાં ભગવાન છે તો પૂછે છે સમાધાન થઈ જાય ને બધાને ક્યાં તો કે મહારાજે તો છ મહિના પહેલા તમે એના ધામમાં તેડી ગયા મુક્તાનંદ સ્વામીએ અમે કર્યું ઠીક કર્યું તું હા મહારાજ તમે જે કર્યું એ ઠીક જ કરો છો પછી એટલે અમે હરિજીવનને નહોતું આપ્યું ત્રણ ભાઈઓ છે ત્રણેય સુખેદી રહેશે હાથ મૂકે નિષ્કુલાનંદ સ્વામીને વગર ભાઈ કેવા ગ્રંથો લખ્યો ભણેલાઓ જે ગ્રંથ લખ્યા છે એ બધા બધી નથી જાણતા અને વાંચતા અને અનભટ એવા નિષ્ફળાનંદ સ્વામી એમણે જે બધું સાહિત્ય રચ્યું એ કંઈ ઘર બાકી નહીં હોય કે ત્યાં નિષ્ફળ સ્વામીને ભક્ત ચિંતા મળી ના હોય અને એણે પાઠ ન કર્યો હોય કે વાંચતો ન હોય કદાચ પાઠ ન કરતો હોય વાંચતો ન હોય તો ઘરમાં તો હોય જ એવું સરસ કેટલાનું પોષણ કેવું ચરિત્ર નું ગુથ પ્રેમાનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી કે મહારાજ હું કઈ કવિત્વ શક્તિ માટે પિંગળશાસ્ત્ર ભીણો નથી આપતા રચી કવિત્વ શક્તિ મૂકી કેવા આપમી સૂર્ય સમાન કવિ કહેવાય તો પ્રેમાનંદ સ્વામી ચંદ્ર સમાન કવિ એવા શીતળતા એવા પ્રેમાનંદ સ્વામી અનેક નહી તો પ્રાગજી પુરાણીની વચ્ચે વાત કરી હતી મારા કાળા તળાવ હતા અને ત્યાં ભાગવતની કથા વંચાવતા હતા અને બ્રાહ્મણને મારા જે કથા વંચાવે એના હરે હરે કહીને ખૂબ રસ ચડાવતા હતા પણ બ્રાહ્મણને એમ થઈ ગયું કે જે સ્વામિનારાયણ ભગવાન કહેવાય મારી કથા સાંભળે છે એ બ્રાહ્મણને આવી ખોટી ઊંધી ખોપડી ભરાઈ ગઈ કે આને દુનિયા પૂજે મારી કથા સાંભળે છે એટલે વળી વારે વારે શું કે પ્રભુ તમારે કઈ પૂછવું હોય તો પૂજજો હ નારાજ કે ના આપો છો બહુ સરસ વાંચો તો કે ના કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછજો નારાજ કે ના વારે વારે બોલે એટલે મહારાજ પછી ધીમે પ્રશ્ન પૂછો હવે એ પૂછે કોને ઉત્તર થાય એટલે બ્રાહ્મણને કઈ આવીડ્યું નહી પેલા તો પ્રશ્ન જ સમજ્યો નહીં એટલે પોતાની જ અવળાઈ છતાંય શું કીધું કે બધાની વચ્ચે મારે આબરૂ લીધી મને પ્રશ્ન આવો ગહન પૂછ્યો હવે હું કથા કરવા નહીં આવું લ્યો બે ગયા તે મહારાજ એટલે પ્રાગજી પુરાણી હતો એને ગયા હાલ તું બેસ અરે મહારાજ હજી મેં તો વ્યાકરણની શરૂઆત કરીશ સારસ્વત વ્યાકરણ ભણવાનું શરૂ કર્યું એમની બાઈ બેઠા થાય કે મારો પ્રાગજી મહારાજ શું બોલે હજી વ્યાકરણ જાણતોય નથી તે પૂરું શરૂઆત કરી છે મહારાજ કેવું હોય વાંચ પ્રાગજી અરે પણ હા વાંચ ભાગવત ઉપર વાંચવા અને એ શક્તિ મૂકી લો માથે હાથ મૂક્યો પ્રાગજી પુરાણી એવી સરસ રસીલી કથા કરે થા કે ગ્રંથમાં ખોટું છપ્પાઈ લખાયું હોય કોઈના હાથે થી પ્રાગજીપુરાણી હવળું વંચક ટીકા બોલે વાહ અને તમે જાણો છો ને બધે લખાયું છે પ્રાગજીપુરાણી કથા વાંચતા નિત્યાનંદ સ્વામી જેવા બધા ધુરંધર વિદ્વાનો પંડિતો બેઠા હોય અને પ્રાગજીપુરાણી બિલકુલ અભણ આવું થોડું ઘણું વ્યાકરણ ભેણ ઇત કે ભીણા અને એ કથા કરે ભાગવત જેવા ગ્રંથો અને એ ક્યાં એ જમાનાની કથા એટલે શ્લોક અને એનું ટ્રાન્સલેશન કરવાનું ભાવાર્થ કહી દેવો તો સરળ ભાવાર્થ કહી દેવો ને બહુ સરળ થોડું આપણું પાણી નાખીએ એનું થોડું પાણી લઈએ અને આમ ગોળો કરીને પાઈ દઈએ પણ ટ્રાન્સલેશન કરવું એ જે કઠણ છે એ પ્રાગજી પુરાણિક કરતી કોના પ્રતાપે ભગવાન તો એ જો માથે હાથ મૂકે મહાપુરુષોને ભગવાન તો વિદ્યા બુદ્ધિ પણ ખીલે ભગવાન પણ મળે ત્રીજી આંગળી મધ્યમાં આંગળી ધન સંપત્તિ ભગવાનને ભગવાનના સંતો રીજે માથે હાથ મૂકે દારિદ્ર જતુર એવા તો અનેક પ્રસંગો છે ને માનો કે ગુણાતીતાનંદ સ્વામી હોય અને પહેલાં સાધુ ઠંડીમાં ધ્રુજી જાય અને થીજી જાય અને એ વખતે પહેલાં બાઉદીનભાઈ જેને બાઉલો કહેતા એને એની બા લાકડા વીણી નીકળે અને પછી એની બા જોએ કે કોઈ સાધુને તકલીફ છે પૂછાવે બાઉદીન આવે અને સ્વામી કે તમે લાકડા લઈ નીકળ્યા છો બળતણિયા થોડા સાધુને આપો તપાડીએ ભારી લાવ્યા તપાવ્યા સાધુની ઠંડી ઉડી ગુણાતી તાન રાજી થયા કથા પ્રસિદ્ધ છે માથે હાથ જા લાકડા વીણો છો ને આજથી લાકડા વીણવા મટ્યા આટલું જ બોલ્યા અને ભાઈ નવાબ સાંજે ફરવા નીકળ્યા ને એની બેન લાડુકી બૂન એ નવાબને ગમ્યા ને સગાઈ માટે શાદી માટે કેણ મોકલ્યું એની સાથે નિકાહ પડ્યા એટલે પરિવારને તો રાજમહેલમાં બોલાવે બાઉદીનજીભાઈ હોશિયાર ભણાવ્યા અને દીવાન પદે સ્થાપ્યા બાઉદીનજીભાઈ દિવાન રહ્યા અને એમણે બાઉદ્દીન કોલેજ સ્થાપી એ આજે પણ જૂનાગઢમાં શાખ છે બાઉદીન કોલેજ કોણ ના પાડશે અને વારે વારે સમય મળે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે સત્સંગ કરે આશીર્વાદ માવજી કળ્યા ને મૂસા કંપની કરી નાખે હે બાલમુકુદાસજી સ્વામી ઉનામાં મંદિર થતા હોય ને પેલા પાનાચંદભાઈ માણેકચંદભાઈ નાના છોકરા પણ મજૂરી કરતા હોય પૂછે શું કરો છો મજૂરી કરી અરે વાણિયાના દીકરા મજૂરી કરે જાઓ મુંબઈ વૈયા જાવ વેપાર કરો લો અરે પણ વેપાર મુંબઈના ટિકિટના પૈસા નથી બધું થઈ રહ્યા જાઓ આપણે ટૂંકમાં લઈએ છીએ મુંબઈ જ્ઞાન પછી તો સૂંઠ મરીન એલચી લવિંગ તજના વેપાર કરોડાર્ધિ થયા અને આજે પણ ગાંધી સંસ્થાની પેઢી છે ચાલે છે શું ક્યાં થઈ સ્વામી જામનગર પધારી હતા એ રાતે સુતા છે તો ત્યાં કરુણાશંકર ઓઝા બ્રાહ્મણ એ પગ દબાવે ઘણા હોય એમ કે સ્વામી રાજી થાય સારું થાય એવા ભાવથી પણ સેવા કરતા હોય જે ભાવથી પણ સેવા કરી એ પછી એક દિવસ બે દિવસ આમ સેવા કરે સ્વામી રાજી થાય ખારો છોકરો સેવા ભાવે છે પણ એમાં એને મનમાં એમ કે હું શું કરીશ મારે પૂરતું ભણતર થયું નથી અને મારા આજીવિકાનું આજીવનનું શું જીવાયું બ્રાહ્મણનો દીકરો છું પણ હવે શું મારે કરવું તો એક દિવસ પગ દબાવતા દબાવતા આંખમાં પાણી આવી ગયા આંખનું પાણીનું ટીપું સ્વામીના પગ ઉપર પડ્યું પિંડી ઉપર એટલે ગરમ હોય સ્વામી કેમ મારું લાગ્યું છોકરો રોવે છે હરે સ્વામી બેઠા થઈ ગયા હરે લાગ્યું શું કરું ના કેમ કહું આંખમાં આંસુ આવી ગયા એ સ્વામી હું તો સકામ સેવા કરું છું હા ભલે પણ તને શું દુઃખ છે હું શું કરીશ લે મારા દુખી થવાય તું શું થઈશ શું થઈ શું માથે હાથ મૂક્યો ગોઠણ ઉપર માથું દબાઈ ને માથે હાથ મૂકીને મહાપુરદાસ અરે જામનગરના રાજાનો કારભારી થઈશ તે આપે તો મોડું થોડું આપે જા જામનગરના મહારાજાના કારભારી થઈને જીવન જીવીશ બસ પણ સ્વામી મને એ હવે તારે નહીં જોવાનું તું હુઈ જા હું હુ જાઉ બોલો અને સાક્ષી છે કરુણા જામનગર રાજના કારભારી છે જો હાથ મૂકે શ્રીજી મહારાજને પાર્સદોના વડતાલ થી નીકળ્યા આ સંતોની વાત હવે ભગવાન થોડી ગાના ગામને પાદરથી નીકળ્યા ગાના ત્યાં ભાવિક ભક્તો ભાળી ગયા કે મહારાજના પાર્સદો નીકળ્યા છે આડા ફરી ગયા ઘોડા પાવા માટે પેલા અવેળા હોય ને પાણીના એટલે ત્યાં છે જાય એટલે કોઈને કોઈ ઓળખી જ જાય એટલે એકબીજા દોડીને બોલાવી ગયા એટલે ભક્તો બધા આવી ગયા ને મહારાજના ઘોડાના ચોકડા પકડી લીધા ને મા બાપ અહીંયા આવ્યા છો ને અમારે ઘેરે પધારો ને કરો ને બપોરા કરો મહારાજ કે ભાઈ એટલે વહેલા નીકળ્યા છે વહેલું જ છે બપોરા અહીં ક્યાંથી કરાય અરે ના મહારાજ તમે અહીં ક્યારે આવો આવ્યા છો તો થોડોક લાભ આપો મારે શું તમારી ઈચ્છા છે અમારે જમાડવા છે તમને મારે કે મારે કઈ જમવાની ઈચ્છા નથી હવારમાં પણ ઓલા હતા ને બધા અલૈયા ખાચન સોમલા બાપુ કે કઈક હોય તો ભીણે કામે ના પાડતા છીએ ભીણે આગ્રહ કરે છે તો મહારાજ કે દરબારો કઈ ખાવું પીવું છે નહી તર આપણે ના મહારાજ મળ્યા ભગત આગ્રહ કરે છે મહારાજ તો કે ભાઈ ગરીભક્તો તમે જાઓ લઈ આવો આમના માટે કઈ અમારી ઈચ્છા નથી અમારા માટે કઈ લાવતા ભલે મહારાજ ભલે પાર્ષદો જમાડીએ સરસ ગરમ ગરમ રોટલા ને બધું લઈ આવ્યા છાસ ને રોટલા મળે પાર્ષદો પાસે મારા તાંસળીઓ રખાવતા તાંસળી મૂકીને મારે કે હાલો બે જાઓ પંક્તિમાં હલો મોડું કરવામાં પછી નીકળવું તડકા થઈ જાય અને તમારી બહુ ઈચ્છા છે ને જમી લો કે આમ રોટલા ધોળા જોયા સરસ મજાના ધોળા ધોળા અલિયા બાબુ પહેલાં બેઠા આમ થોડા રાજસી ઠાઠમાઠ અને માનનો અંગ રજો પંક્તિમાં બેસે તો પહેલાં જ બેસે એ આમ વચે એમ ના બેસે પહેલાં જ બેસે સરસ મજાનો રોટલો આમ ધોળો ને ફૂલેલો ને આવ્યો અલિયા બાપુ ભણે આખો મૂકું દે આખો મૂકું દે આખો રોટલો મૂક્યો બધા બીજાને કોઈ અડધો લીધો આ લીધો તે લીધો છાશ આપે છાશ એ કાંઈ ભાઈ ગુજરાત બાજુની છાશ કાઠિયાવાડની જેવી મોડી તાજી છાછ નું હોય ખાટી હોય ચોટલી પકડીને પીવાની હોય 36. છ્વાસ રોટલો સુરા બાપુ તોડીને જમવાઈ ગયા ભાઈ તૂટે જ નહીં માંડ માંડ તૂટ્યો તો ચવાય નહીં તે અલિયા બાપુ કે ભાઈ આ રોટલો કાણું ન એટલે કે દરબાર અમારે તો અહીં ચીણા થાય ચણા નહી હો ચણા જુદું અને ચીણા એ બહુ કઠણ ધાન્ય થાય વર્ષો સુધી રાખી મૂકો ને તો એમાં કોઈ જીવાતી પડે ને સડઈ નહીં એવું ધન્ય થાય હવે તો કઈ થતું હશે કે નહીં એ ખબર નથી એ ચીણો સારો રોટલો તાવડીમાંથી ઉતર્યા તો જલ્દી ખવાય જાય અસલ લાકડા જેવો થઈ કોઈ રીતે ચવાઈને તૂટે મારા જે રૂમા લાડો આ દઈ હશે જમો અમને તો ખબર હતી આ કે ખાવા જેવું નથી આ પણ એમ કે તમને રહી જતા લો ચાવો ચાવો અરે મહારાજ અલયા બાપે ભાઈ ગજનો ચવાતો જ નથી અલે ભાઈ ખાટી છાસ ઘોડાને ખવડાવી દીધા છાશું નાખી દીધી હાલો ભાઈ પાણી પીને વાગી જાય હરિભક્તોને થોડુંક લાગે તો ખરું ને મહારાજ શ્રી મહારાજ કે કેમ શું કરીએ મહારાજ અહીંયા કોઈ આ ચીણા સિવાય કાંઈ ધાન પાકતું નથી જુવાર બાજરી ડાંગર કાંઈ થતું નથી કોણ જાણે કેવો દેવનો પ્રકોપ છે કે આ એક જાય માણસે અમારી પાસે પણ અહીં દેવનો પ્રકોપ છે મહારાજ કે દેવનો પ્રકોપ જળાવ આજથી ટળ્યો જે વાવસો ઊગશે અને આજે તમે તમે જુઓ તે દી માંડીને હજી તમે જુઓ ગાના ગામ એ વિસ્તારમાં દેવ પ્રકોપ હશે પણ તમારે જુવાર બાજરી ડાંગર બધું થાય આ કેવડો મોટો આશીર્વાદ ભૂમિના તલ બદલી નાખ્યા આજે બધું થાય છે લોકો લેર કરે છે તો વડતાલમાં રંગોત્સવ જોબન પગી કરાયો બહુ ધામ ધૂમથી બહુ ખુશ થયા રંગોત્સવ ને મારે ત્યાં વડતાલ બહુ ફાવતું કારણ કે પાણીની જુક્તિ વૃક્ષો ની બહુ છાયા સગવડતા ખરી લીલોતરી હરિયાળી જોબન પગી નો ઉત્સાહ બધા એવા ઉત્સાહી ભક્તો મહારાજ બહુ રાજી થયા જોબન પગી માગો માગો તો માગોય આપ જોબન પગી કેટલા પરોપકારી ભાવના કે મહારાજ આપશો હા માગો એમ કહે ને માગ્યો એટલે આપી વા એમ સારું આ મહી નદી થી લઈને સાબરમતી નદીના સુધીના પટની જમીન જેટલી જમીન આવે એ જમીનમાં ક્યારેય દુષ્કાળ ન પડે એવું આપો હજી તમે જુઓ ત્યાં કોઈ દિવસ પાણીની દુષ્કાળની પરિસ્થિતિ એવી નહીં આવરા કરે હરિયાળ છે ને જો હવે કેવું માગ્યું ભગવાન જેને રાજી થાય ભગવાનના ભક્તો જેને રાજી થાય બધું મળે છે તો ધન સંપત્તિ પછીની આંગળી કલ્યાણની શ્રેયની સત્કર્મોની મંગલકર્મોની આત્મશ્રેયની राजी थी हाथ मूके थी जाए भगवान के भगवान ना भक्तों सतो माजा तो क्यों सतो बात करता है, सो इतला विचार आम है।, है कि अगर सौ मनवाई एट्ला जीवन कल्याण करने अचार कर आम केम थे पी अचार्यू कि अमरु दर्शन करें एनु कल्याण अमा के थाय अमा साधुनु दर्शन करें अंजल कल्याण सत्संगी दर्शन करें कोई अंजल ग पटेल नदीए स्ना को भगत बापा है? આ તમારે પીઠ ચોળી દઉં કઈ વાંધો એટલે પાછળ હાથ ના પહોંચે એટલે કોળી બીરદાસ પટેલ ને પીઠ વાહો ચોળી અને નવડાવી ભગતરાજી છે કારિયના વિરદાસ પટેલ એટલે આ કોળીને કે મને નવડાવ્યો તે ગામનો પટેલ જાણીને નવડાવ્યો કે ભગવાન ભક્ત જાણીને નવડાવ્યો તો કે મેં તો તમને ભગવાન ના ભક્ત જાણી એમ ને જા અંત કાલે હું મહારાજ ને લઈને જોયું અમારા સત્સંગો સેવા કરે તો એનું કલ્યાણ કર્યો ઉદ્ધાર બોલો કર્મળમાં મહારાજ સંતોને જમાડતા હતા કુતરું નીકળ્યું તે મારું કુતરું પંક્તિ માં સાધુ આવવા માંગ્યું બધા હડકારે પણ કૂતરું માણું માથા ભરે હોય સાધુ ની પંક્તિ તરફ આવે ને મહારાજે જોયું કે હડકારો કરે પણ જાતું નથી મારા લાડુ પીરસતા મોત લાડુ માર્યો કુઈતરા અને એ મારી મૂકે આટી જ જાય ને કુઈતરો બાળો કરી ગયો પણ બોધું કઈ લાડવો લઈને મારા કે માવું કલ્યાણ લેતું ગયું કલ્યાણ લેતું ગયું કે લાડવા કઈ ગયું વાત કરી ત્યા બામણવામાં મહારાજ સંતોને જમાડતા બધા સંતો જમતા હતા તો ખૂબ પીરશું બધું પીરશું પણ સામે એક પટેલનું ઘર ફલાયા ફળિયામાં ભેંચો બાંધેલી મહારાજ ને બધું જમાડ્યું પણ હજી સંતો દૂધ પાયું નથી ત્યાં ગયા અને પટલાણી કે પટલાણી તમે તમારા છોકરાને દૂધ પીવડાવો મારા દૂધ તો પીવડાવીએ ને તો આ સાધુ છે ને મારા છોકરા છે મારે દૂધ પીવડાવવું છે અરે લઈ જાઓ સાધો જમતા હોય તો એથી રૂડું શું પટલાણી ભાવવાળા તમે તમારે લઈ લો પાંચે પાંચ દૂધની ભેંસનું દૂધ આપી દો જે દેગડા ભીરા એ પાંચે પાંચ ભેંસના દૂધ આપી દીધા મહારાજે બધાએ સંતો જેટલા હતા ખૂબ દૂધ પીવડાવ્યું સાકર નાખીને ગોળીને ઉપર દૂધ પીવડાવ્યું સંતો બધાએ રાજી મહારાજ કે જુઓ સંતો આ પતલાણીએ તમને દૂધ પીવડાવ્યું પટલાણીનું કલ્યાણ અમે કરશું જ પણ જેટલી ભેંસવીના દૂધ આવીને પાંચેય ભેંસવીને કલ્યાણ હવે પતલાણીય દેહ મૂક્યો એને પાંચ ભેસો માંથી જયારે જયારે એનું મરણ થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ રાજી થાય તો આવું છે વાત નાની લાગે પણ ક્યાં સામાન્ય છે ને આવું તો ક્યાંય આમ જલ્દી જોવા મળે ને એવું છે કલ્યાણ કરે હાથ માથે મૂકે તો થાય કૃપા દ્રષ્ટિ કરે તો થાય વસોગામ થી સંઘ આવ્યો વડતાલમાં એ સંઘમાં વાલાભાઈ હતા અને એમના પત્ની અવલભાઈ હતા મહારાજ પગે લાગ્યા બેઠા હશે મહારાજ બધાને ખબર અંતર પૂછે ને તમે કેમ છો તમે કેમ છો બધાને પૂછે પૂછવાની બહુ મહારાજ ની આમ એક સ્વાભાવિક ટેવ હતી પૂછે તો આપડે ઘરે કોઈ આવ્યો ને પૂછીએ તો ઘણું આશ્વાસન તસલી રહીએ ને એટલે મહારાજ પૂછતા હતા કેમ વાલાભાઈ કેમ છે અવલભાઈ કેમ છે હા મહારાજ બધું સારું છે પણ સેવાનો કરનારો કોઈ નથી એટલે દીકરા નથી અવલભાઈ કેટપણ માં સેવા કરે આ મહારાજ કે એમાં શું દીકરો આપ્યો એમનો કુટુંબીઓ પણ સાથે જ હતા ને આમ નજર કરીને એક એમના સંબંધીઓ છે ભાઈઓ કાકા બાપા અને એમાં ત્યાં એકના ખોળામાં છોકરો લઈ લીધો તુલસી નાનો છોકરો બે વરસ ત્રણ વરસ ન હોય શકાય મારે લઈ લીધો પોઈન્ટ હાથી ઊભા થઈને તેડીને પોતે ખોળામાં લઈ લીધું એને માથે હાથ થઈ ગયો રમાયડ્યો અને નવલબાઈન કે લ્યો આજથી હવે આને તમે દીકરો માં અમે તમને ખોળે દીધો અને આ બહુ સારા હરિભગત થશે લ્યો બસ તમારી સેવા કરશે સંતો ભક્તોની સેવા કરશે અને અમારી પણ સેવા કરશે એ એમને તુલસીદાસ એવી રીતે એમને દીકરો આપ્યો ભક્ત પણ એવાથી હવે સંબંધીઓ એવા ને પરમાડો દઈ દીધો હતો કે ભલે ભલે મહારાજ તમે જેમ કરો અને મન તરત કે ના વાંધો નહીં તમે એમ દીકરો આપો ત્યા પણ આશીર્વાદ એક સારા ભક્ત થશે તમારી અમારી સંતોની ભક્તોની સત્સંગ બહુ સેવા કરશે તુલસીદાસ સેવા કરી હવે એક હજી એમાં એક પ્રસંગ કહું પલાણા મહારાજ બધા ગામના પાદરમાં આવ્યા ને ત્યાં વેલાલના વખત બા મળી ગયા જે મારા તો જોઈ રહ્યા વખત તમે અહીં ક્યાંથી વખત કે મારા તમે અહીં ક્યાંથી મારા કે અમે તો નીકળ્યા છે પણ તમે અહીં ક્યાંથી અરે મહારાજ મારું તો પિયર છે લે મહારાજ કે તો આ તો મોસાળમાં જમણવાનું નોતરું મા પીરસનારા એવું થયું હાલો લઈ જાઓ તમારે ઘેરે હાલો મહારાજ બહુ સારું થઈ ગયું કે મહારાજ વારે વારે એક જ બોલે વખત તું અહીંયા તારું પિયર અહીંયા અમારે અહીંયા આવવાનું થયું તારા બાપને ઘેરે અને તું આગતા સ્વાગતા કરનારી હો અમને થતું તું પલાણામાં કોઈ ત્યાં જાય છે અરે મહારાજથી બહુ સારો આલોપ બધા જમાડ્યા રાખ્યા સાંજનું ટાણું છે સભા છે બેઠા હોય પછી આવે ને ગામના માણસો બધા બેસવા તો પ્રભુદાસભાઈ પાટીદાર બેસવા આવ્યા એમની સાથે એના દીકરા વસંતદાસ એની સાથેનો નાનો દીકરો કરસનદાસ ત્રણ પેઢી એ આવ્યા બેઠા પગે લાગે કરસનદાસ નાના હતા ને તો મહારાજ છોકરો તો હોય હખણું બેહાયા તો થઈ જાય હરે પરે આટે કાંઈ તો ઢોલિયો ચડે પગ પકડે કઈક કરે છોકરાને ભાવ થઈ જાય એટલે મહારાજ પાસે આવે તો મહારાજાને તેડીને ખોળા માં માથે હાથ ફેર્યો આ બધા જોવે અને અમે ગ્રહસ્થાન છોકરા હોય એને કોઈ આવી રીતે અને ભગવાન હાથ ફેરવતા હોય તો કોણ રાજી ન થાય કામ થઈ ગયું કે અમારા દીકરાનું મહારાજ કે આનું નામ શું તો કે કરશનદાસ ઓહો કૃષ્ણદાસ કરશનદાસ આ તો ભગવાનના ખરે ભક્ત થશે અને આખું કુળતાર છે જાઓ આવો આશીર્વાદ આપનામિકા આંગળીની વાત છે એમના માતાનું નામ એટલે વસંતદાસના ધર્મપત્ની વખતભાઈ એનું નામ પણ હતું એ ત્યાં બેઠા હતા ઓહો મારો દીકરો ભગવાનનો ભક્ત થશે ને આખું કુળ તાર છે મનમાં હરખમાય નહીં છોકરાને વારે વારે એવા સંસ્કાર આપ્યો દીકરા જોઈએ એ સારો થાજે ભગવાન બચજે અને કુળ તાર ભગવાન બોલ્યા છે આશીર્વાદ દીધો છે છોકરાને સંસ્કાર પડી ગયા બહુ સારા ભક્ત થયા એમના લગ્ન થયા એમના પત્ની નું નામ હેતભાઈ એને ત્યાં એક દીકરો થયો એનું નામ નારાયણ એ નારાયણ ત્યાં એક દીકરો થયો એનું નામ ભૂલો હવે જોવાની વાત શું છે કરશનદાસ તો ભાઈ ભક્ત હતા જ સંસારમાંથી અલિપ્ત જેવા હેતભાઈ પણ મહાભક્ત નારાયણ એમના પણ એવા સંસ્કાર આપ્યા નારાયણને પરણ એને દીકરો ભૂલો થયો પણ થોડા વખત થયો અને નારાયણના ઘેરેથી ધર્મપત્ની એ ધામ માં ગયા છે જે કોઈને દુઃખ થાય આમને કોઈ દુઃખ જ નથી નારાયણભાઈ કેવો ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજ્યું શ્રી ગોપાલ હેતભાઈ કે એવું હતું કે હાયા કીધું છે ને ભગવાન ભગવાનના સાધુ સત્સંગ સિવાય કોઈ મૂલ્ય બીજું નથી મને કોઈ શોખ નથી હું ભજન કરીશ તો હેતભાઈ કે દીકરા ભજન કરવું હોય ને તો હું કહું એમ કરો જેમ કહ્યું એમ તો તું ને આ ભૂલો બે હાલો આપણે વડતાલ જાય અને ત્યાં સાધુ થઈને ભજન કરો સત્સંગની સેવા કરો કરશનદાસભાઈ એટલે પિતાજી એમણે કીધું સાચું કહેજો બા અમે બે જણા ભલે ભજન કરશું તમે તમારે તમે હવે ભજન કરી લો સત્સંગ કરો સેવા કરો જાઓ આવ્યા બધા ભગવત મહારાજ હતા બંને દીક્ષા અપાવી નારણભાઈનું નામ ધર્મપ્રસાદ દાસ નામ પાડ્યું અને ભુલાબભાઈનું નામ ધીરમળ પ્રસાદ નામ પાડ્યું અને સાધુ થયું બે પાછા આવ્યા થોડો વખત થયો ભજન કરે એમાં હેતભાઈ પણ ધામમાં ગયા કરશનદાસભાઈ એકલા થઈ ગયા એમણે વિચાર કર્યો કે હવે કોણ છે અહીંયા આપણે એકલા બધી મિલકત સમેત થોડી જરૂરી મૂડી જેટલું રાખી પોતે જે ઘરમાં રહેતા તે બધા ઘરમાં ભાઈઓનું મંદિર કરી નાખ્યું બહેનોને કહી લો સુખે ભજન કરજો છેલ્લા જે સ્વામિનારાયણ વડતાલ જાઉં છું અને ત્યાં જ ભગવાનના ધામમાં જઈશ અને કરશનદાસભાઈ વડતાલ આવી ગયા ત્યાં રહ્યા સુખે ભજન કર્યું સંતો આચાર્ય ભક્તોની સેવા કરી અને ત્યાં જ વડતાલમાં ધામમાં ગયા આખું કુળ તર્યું અને પોતે પણ તર્યા આશીર્વાદ મળે તો કામ થાય પછી એક આંગળી છે ટચલી આંગળી શેની છે સત્તા ઐશ્વર્ય પ્રતાપની ભગવાનને સાધુ રાજી થાય તો એને કઈ કમી નથી મહારાજ માણેકવરની માણકી લેવા માટે સરતાનપુર આવ્યા હતા પેલા મીણાપુર આવ્યા હતા અને ત્યાં સરતાનસિંહજી દરબાર કંઈક ત્રણસો ચારસો રૂપિયા માણકી વછેરી હતી એ લીધી પૈસા આપવાના હોય તો દરબારી રીત પ્રમાણે નાની દીકરી હોય પૈસા લેવા આવે એટલે સર દરબારના નાની દીકરી મોંઘી બા એ સાત આઠ વર્ષના એ પૈસાનો થાળ લેવા આવ્યા મહારાજે પૂછ્યું આમનું શું નામ તો કે મોંઘી બહુ મોંઘા થશે એમ કઈ માથે હાથ મૂક્યો શ્રીજી મહારાજ બહુ મોંઘા મુલા થશે રાજીથી એ મોંઘીબાને ગોંડલ સ્ટેટમાં પરણાયલા અને એમને જે દીકરો થયો એ જ ભગવત પ્રસાદજી ભગવતસિંહજી દરબાર ગોંડલના મહારાજા ભગવતસિંહજી એ જ મોંઘીબાના દીકરા જગપ્રસિદ્ધ અને મોંઘીબાઈએ રાજ ગોંડલમાં નાની બજારમાં વચ્ચે મંદિર સ્વામિનારાયણ ભગવાનનું છે ત્રણ શિખરનું એ મોંઘીબાઈ રાજ બંધાવેલું છે અને એ એવા ભક્ત થયા કોઈ તે તાર્યા બીજા અને રાજા તો કહેવાય ત્યાં ભગવતસિંહ ભગવદ્ ગૌ મંડળ તો કામ કેવું પણ કોઈ કરે અને ખરેખર અમારી જેવાઓને તો ભગવદ્ ગૌ મંડળની બહુ જરૂર પડે કંઈક કંઈક જોવું હોય એન્સાયક્લોપીડિયા જ કહેવાય ને એમ થાય કે રાજાએ આ કર્યું બીજા કોઈક કર્યું ન હોત કંઈક જોવું હોય તો ક્યાં જોઈએ જૂની જૂની વસ્તુઓ હોય આપણે અત્યારે તો ઘણા શબ્દો બોલચાલમાંથી નીકળી ગયા હોય એ જોવું હોય તો એ ભગવદ મંડળમાંથી મળે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે અઢી હજાર શબ્દો એમણે આપેલા છે એમાં ભગવદ્ ગૌ મંડળમાં એમાં એમણે યોગદાન કરેલું છે તો ભગવાન ધારે તે પ્રતાપ આપે સુરતના અર્ધેશ્વરજી ખટપટથી એમની સત્તાને ખૂંચવી લીધી મુંજાઈ ગયા કે હવે થોડી શું કરવું એમ ત્યારે મહારાજ તો બધા પધારી ગયા સ્વપનમાં આવ્યા અર્દેશરજી હાથ મૂકી કપાલમાં ચાંદલોક કર્યો કુમકુમ નો શું મુંજાઈ ગયા ઉગતા જીરી આપશે એકદમ જ્યાં જાગી ગયા અને અરી સામે જોયે તો માણું કે સ્વપ્નમાં ચાંદલોક કર્યો પ્રગટ પ્રમાણ રહ્યો અને જ્યાં સવાર પડે ના પડે ત્યાં તો કહેણ પધારો બોલાવે છે સરકાર અને સુરતની સુભાગીરી એમને સુપ્રત કરે સત્તા મળે વૈભવ ઐશ્વર્ય પ્રતાપની તો શું અલી આ દરબાર કેવા પ્રભાવ આપ્યો અંતર્યમીપણું અલિયા સમાધિ કરાવે રવજી સુથાર કાળા તળાવ એને એવું સમાધિ મુદ્દે એટલે શેખ મિયાની દાઢીમાં ઐશ્વર્ય મુદરોળના ગોર્ધનભાઈ એને પોતાને તો સમાધિ ધારે ત્યારે થાય પણ એ ધારે એને કરાવી શકતું એ ખબર નહી હોય ગોવર્ધનભાઈ સમાધિ કરાવતા બીજા ઘણા પ્રસંગો છે ત્યાં એક સોની પરજિયા છોકરો સત્સંગે થયેલો ગોવર્ધનભાઈ ની વાતોથી એને વાતો કરવા પાછા જાય ઢીલા ન પડે ને એ પરિવારના લોકોએ બોલાવ્યા બેસાડ્યા સ્વાગ્તા કરી ગુણ આવ્યો પણ એમના મા બાપ કેમ તમે ઘણાને સમાધિ કરાવો છો તમારે સમાધિ જોવી છે કે અમારા છોકરાને કરાવો ને પેલા કે બે સામો શું કહે ખબર છે મારી સામુ જોરી સામુ જો ભગવાન સામુ જો એમ નહીં મારે મારી સામ જો અને ગોવર્ધનભાઈ સામુ જોવે સમાધિ થઈ જાય લઈને જાઓ બાજુ રૂમ માં સુવડાય નાળી પ્રાણી કઈ નઈ અરે ભગત આવું તો હવે હવે થઈ ગઈ તો ક્યાં જાય અમારે જ્યાં મોકલવું હોય ત્યાં જાય અમે તો લોક લોકાંતર માં મોકલીએ ગોલોકમાં મોકલીએ વૈકુંડ માં મોકલીએ અક્ષરધામ માં મોકલીએ અને અહીંયા ભગવાન સ્વામિનારાયણ હોય ત્યાંય મોકલીએ તો અત્યારે ક્યાં મોકલ્યા છે લો તમને ખાતરી થાય એટલે અમે એને અત્યારે ગઢડા મોકલ્યા છીએ એમ હા તો ત્યાં શું કરે છે કે ત્યાં શ્રીજી મહારાજ જમવા બેઠા છે જમવા બેઠા છે આ તમારા છોકરાને મહારાજ કહે છે લો ફની માજા જમવું છે પણ તમારા છોકરાએ ના પાડી કે ના મહારાજ હું તો જમીને આવ્યો છું મહારાજ કે સર રહેવા ગયો તો આવી બધી વાતો કરી પછી હાલો લઈ આવો લઈ આવીને ચપટી વગાડી બેઠા ઐશ્વર્ય ના પ્રતાપો રૌજી સુથા નું લઈ લીધું અલિયા ખાચર લઈ લીધું શેખમિયો લઈ લીધું ગોવર્ધનભાઈ લીધું નથી એને તેમજ સમાધિ કરાવે આ જે હાથ પ્રભાવ આંગળીઓનો પ્રતાપ એ પ્રેમાનંદ સ્વામી કે છે વાલા મારા ચિત્તમાં રાખું ચોરી આ એવો ખજાનો ચોરી છૂપીને રાખવાની વાત મતલબ શું સંઘરી રાખવાની વાત છે ભૂલવા જેવો ખજાનો નથી શ્રીજી મહારાજે જે જે ઐશ્વર્ય વાપરા પ્રતાપ વાપરા એ ભૂલવા જેવો ખજાનો નથી અહિયાંમાં હંઘરી રાખવા જેવો છે પ્રેમાનંદ સ્વામી આ પ્રતાપ આ પ્રભાવને ભૂલશો ને સંગરી રાખવા જેવો છે પણ કોઈને નવ કહુરેલો લી શું એ પ્રેમાનંદ સાહેબ પોતાની વાત કરે છે કે આવા આનંદ પ્રતાપો મહારાજે જણાવ્યા છે કે ગ્રંથોના ગ્રંથો ભલવાય છે શારદા કહેતા થાકે પણ મને નહીં કઈ પ્રભાવથી આવ મારા ઉપર મહારાજ રાજી થઈને હાથ મૂક્યા હોય મને કઈ નહીં થયું હોય હું ક્યાં હતો ને કેવો થયો મારા અૈયામાં શું શું થતું છે કેવા અજવાળા થતા હશે મારી શું સ્થિતિ થતી છે પણ એ હું કોઈને કહેવાનું નથી એ હું નહીં બોલું કારણ કે પ્રભાવ તો છે જ મને થયો છે આ સૂરજબા ભુજના મહારાજના દર્શને ઘટપુરા તો મહારાજ બેઠા બેઠા લીંબ વૃક્ષ નીચે કબૂતરોને પક્ષીઓને ચણ નાખે ત્યાં સુરજ બા પગે કે લાવ મહારાજ હું સુડલી આપો મને હું નાખું ચણ મહારાજ કે ના અમારા જેવા તારા હાથ નહીં સુરજભાઈ કે મહારાજ મારા હાથ તમારા જેવા જ છે કે મારા હાથ તારા ન હોય અરે મહારાજ આ હાથે તમને જમાડ્યા આ હાથે તમને નવડાવ્યા આ હાથે તમારી સેવા કરી આ હાથે તમારા બધા કામ કર્યા અને તમે કયો છો મારા જેવા હાથ નહીં હા સુરજ તો મારા જેવા ખરા એમને તો લાવું હું ચરણ ના તોય તું મારા જેવા હાથ નહીં અરે મહારાજ આ પણ ચરણ હું નાખું નહીં આ અમે છે ને એટલા માટે પક્ષીઓને ચણ નાખીએ છીએ સાંભળજો આ બધાને અમારે કચ્છમાં સત્સંગી તરીકે મોકલવા છે એટલે આ બધા ચરણ ખાશે ને બધા સત્સંગ કચ્છમાં સત્સંગીઓ ત્યાં જન્મ લેશે સત્સંગીઓ થશે બિન સત્સંગીઓમાં જન્મ છે સત્સંગીઓ થશે સૂરજ બાદ તો આમ મૌન થઈ ગયા મહારાજ કે કાં બોલતા નથી મારા શું બોલે હવે આ ક્યારે એના દેહ પડે પછી ક્યારે ક્યારે મોટા થાય તારી સાચી હોય જા તું બોલતી હતી ને મારા હાથ તમારી જેવા હા એ તો છે જ તો જા એ ફળીભૂત થાય જા તું જેને તારા હાથે મઠ ખાવા આવે તારા હાથના જે મઠ ખાય સત્સંગ જા હા ભાઈ સુરેશભાઈ જેને મોટી પડી મઠ આપે એને સત્સંગ લે આલે મઠ ગમે એવો હોય ને આડો આવડો હલતો હોય પેલો હોય હું માનું હું પડું નહીં હું પગ માં પડું નહીં સામે ભજન મઠ ખાય ને સત્સંગ વળી મહારાજ રાજી થઈ ગયા ત્યાં કીધું ને અમારા જેવા તારા લે આલે આ પાંચ કોરી ચલો ને રૂપિયા ની આનું શું કરું આ કોથળી મૂકી દે અને આનાથી તારે જેટલું વાપરે કોઈ દિવસ ખૂટ છે એટલે આવી કોથળી આપી હોય કોથળી આપી અને અખુટ રહ્યા ભંડાર પણ સુરતભાઈ કીધું એ કે મારા હું બ્રાહ્મણ છું હું જમણવાર કરું હું યજ્ઞ કરું હું કઈ એવા બધા રસોઈ આપું બ્રાહ્મણ નું કોઈ જમે નહી બ્રાહ્મણ ને જમાડે મારે કઈ કામ નહીં દીકરી ત્યારે તમે એને આપી દેજો એ કામ કરશે જાઓ તમારા વતી એ બધા યજ્ઞો કરાવે તો કઈ વાંધો આ આપડી એક વાત કરેલી છે હરિસ્મૃતિ તો પછી રામબા રામપરાનાથ ધનભાઈ એને બળદ્યા પરણાવ્યા સાસરી એવા અવળા લસણ ડુંગળી જ્યાં પાણીમાં નાખે લોટમાં નાખે ને શાકમાં જ નાખે ને નાખે જ્યાં રોટલા ઉપર ચોપડી જાય ઉપવાસ થાય ભાઈ ખાય નહીં પંદર ઉપવાસ થયા શ્રીજી મહારાજે દર્શન દીધું શું છે ધનભાઈ તો ક્યારે મહારાજ આ તો મને અહીંયા નરકમાં નાખી છે મહારાજ એમને લઈ એમને પિયર મૂકી આવ્યા છોડાવ્યા જાઓ મળો સૂરજબાને ભૂજ આવ્યા પગે લાગ્યા હમ સુરજબાઈ કે મહારાજે મોકલ્યા ને લ્યો હવે આ પાંચ પોરી આમાંથી બધા દાન તો કરજો યજ્ઞો કરજો કેવડા કેવડા છપ્પૈયા સુધી બધા એમણે મહોત્સવો કરાવ્યા એવા માટે યજ્ઞો એવા માટે કથા પારાયણો હજારો ભક્તો જમે સંતો જમે બધા સેવા ખૂબ કરી પણ એમાં પાંચ કોરી એમ જ હોય ખૂટે જ નહી અને એને ભગવાને એવો આશીર્વાદ આપ્યો મઠાઈ નહીં આપવાના એ જેના માટે પાણીનો છટકોરો નાખે સત્સંગી અત્યારે આ જે કચ્છમાં ઘણા બધા કરોડાધિપતિ જેઠિયાઓ બધા મોટા મોટા છે ને એમાં કેટલાય તમારે ધનભાઈ ખુ સત્સંગીઓ છે આ બધા સત્સંગી કચ્છીઓને ખબર છે દેશ વિદેશ મળે તમને કે કોણ છે કે ધનભાઈ ખુ આશીર્વાદ આલોક પરલોક બે પાણી આપે આશીર્વાદ આપે સત્સંગ થાય આવા ધનભાઈ ખૂબ સત્સંગ કર્યો ખૂબ સત્સંગની એના કથા પારાણી યજ્ઞો આ તે બધી સેવાઓ ખૂબ કરી મજાની વાત એ છે કે એ પાંચ કોરી આજે પણ રામપરામાં છે અને કાલે જ આપણે આ કોશિયાભાઈ કઈ ગયા રણછોડભાઈ એ દર્શન કરીને કઈ ગયા આ બાપા બેઠા જાઓ आई दर्शन कर हजेकोरी एम नमज है अखूट नहीं कोरी आजेपन सचवायेलीतिहासिक घटना है पांचे पांच कोरी एमज सचवाये रामपरा में हजी है जे कोरी मे अखूट ना रस्तु है आधी बातों ने भाई भोजन अखूट रहा अनाज अखूट रहा પૈસાના અખૂટ રહ્યા આવી બધા પરચા ચમત્કારો થાય છે એ બધું ખોટું છે લોકમાં ઘણું બધું ખોટું થતું હશે ખોટી ગીતો ગવાતા હશે એની ના નથી પણ સાચું છે એવાય છે એવું બને છે આપણે તો એવું ઘણું જોયું છે અખૂટ થાય છે આ જોગી તો આમને બુદ્ધિપૂર્વક તપાસ કરેલું છે ને જોગી આપણે જોયા એમને બેળાઇ રહ્યા અને કુંડળવાળા જ્ઞાન સ્વામી કેટલા હરિભક્તો સંતો સાઠ સિત્તેર નું મંડળ હતું હરિભક્તો હરિભક્તો સંતો થઈને આવ્યા હતા રાજકોટ દર્શન નાનકડી કોથળી હતી અવડી જ કોથળી હોય એમાં નાખી આડો ખોવો વરાય એટલી સાકર બધા સાધુ નાખ જ્ઞાન સ્વામી શ્રદ્ધાંજલિ સભામાં પોતે કીધું હજારોની મેદનીમાં કે હું જોઉં કે થેલી ખૂટી જાય એટલે કે મેં સ્વામીને કીધું સ્વામી એ થોડી સાકર આપો થોડી થોડી કારણ કે ખૂટી જાય છે જોગી બાપા કે કુવામાં હરવાની આવે ને એમ મારીથળીમાં આમ ને એમ થયું કે આપણે તો હરિભક્તો નહીં અપાવીએ એટલે સ્વામી ને કીધું સ્વામી હરિભક્તો છે તો આ ભલે આવે કે સ્વામી આ જ્ઞાન સામી કુંડળ કોથળી હમે જોઈ રાખે પરીક્ષા ગણો તો પરીક્ષા પણ જ્ઞાન સામી કહે છે કુંડળવાળા સિત્તેર જણા જેની સાથે આપણે રહ્યા છે એટલે સાચું છે અને ખોટા પરચાઓ ઘણા ગવાતા હોય છે ઘણા એવું ઢીડક ચાલતું એની નાય નથી કારણ કે ગુરુ ચેલો ગામડે ગામડે ભરે અને વાતો એવી થાય અમારા ગુરુજી છસો ચાલ કે છસો વર્ષ ની આયુષ્ય થઈ ઓહો કરે તેનો ચેલો હતો ને એને એક જણા પૂછ્યું કે તમારા ગુરુજી છસો વર્ષના છે તો એ મને ખબર નથી હું ત્રણસો વર્ષ સેવામાં છું હવે આવા ગપુ થોડું શું માર્યું એટલે ખોટું ચાલતું હોય પણ સાચું છે જો નજરે જો એની વાતો છે તો કેવાનું પ્રેમાનંદ સ્વામી કે સુરજબા ની પ્રભાવ થયા એમણે ખુલ્લા મૂક્યા ઘણા મૂક્યા મને પ્રભાવ કાંઈ નહીં થયા હોય અને વાત સાચી ને એમને પણ કે ચિત્તમાં રાખવું ચોરી કહું નહીં કોઈ નહીં મારે કોઈને કેવું નથી મારે કઈ જણાવવું નથી કોઈ ઐશ્વર્ય પ્રતાપ મારે જણાવવું નથી મારે તો અંદર રાખી રાખીને રસ લેવો છે એટલે વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈને રે લોલ વારા તારા ઉરમાં અનુપમ છાપ જોવા જીવ આ કરો રેલો વાલા મારે હૈડે હરખર માય જાણું જે હમણાં મળવા ઊરમાં અનુપમ છાપ એટલે છાપના ચિહ્ન છે આ જે સ્તનને છાપ હોય ને આપણી છાતીમાં સ્તનના બે ચિહ્ન હોય એનાથી ઉપર બે આંગળી એટલે એક ઇંચ દોઢ ઇંચ એટલે ઊંચે છાપના ચિહ્ન શિવજી મહારાજની છાતીમાં હતા છાપના ચિહ્ન કોને કહેવાય આ તમે રબર સ્ટેમ્પ હોય છે એ સ્ટેમ્પ તમે ઇંક પેડ ઉપર છાપી અને કાગળ ઉપર છાપો એટલે છપાઈ જાય એવી રીતે લોખંડ નો એવો સ્ટેમ્પ હોય અને એમાં શંખચક્ર ગદા પદમાં કે સૂર્યચંદ્રની આકૃતિ અંકિત હોય એને અગ્નિ ઉપર તપાવીને લાલ કરે અને પછી ડામ દે બસ એવી રીતે છાપે એટલે ત્યાં દબાય એટલે ચામડી છે બળી જાય અને બળેલી આંબડી ધીરે ધીરે ચામડી ખરી જાય એટલે ત્યાં એનું ચિહ્ન રહી જાય બસ એ છાપનું ચિહ્ન તો શ્રીજી મહારાજના એ છાતીમાં સ્તન ઉપર બે आग उपर छापना चिन्ह प्रेमंद स्वामी करें क्या लीधी हरिचरित्राम सगर पूर बीज तरंगन आज दक्षिण फरता, फरता वरणी वैसे तीर्थ करता करता खंभा खंभानगर अल्प रूटा मोटो रूट लै खा थी भावनगर थ गोपनाथ थी तुलसी श्याम गया પ્રસિદ્ધ ગીરનું તીરત એ તુલસી માં મહારાજે આ બે છાપ છાતી ઉપર અને બે ભૂજામાં લીધેલી એવું હરિચરિત્રામ સાગરમાં પૂર બીજું તરંગ એકાવનમાં લખ્યું છે ત્યાં છાપ લીધી છે એ છાપ ના જોવા માટે પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારો જીવ આકળો થાય છે કારણ કે છાતી ખુલ્લી હોય તો દર્શન થાય હવે આ છાતી તો હંમેશા કાંઈ પહેર્યું હોય અંગરખું કે કઈ ને કાં ચાદર ઓઢી હોય છાતી તો દેખાય નહીં પેલું જે છાપ ની ચિહ્ન જોવી હોય એટલે અકળામણ થાય ને કે ક્યારે છાતી ખુલ્લી થાય અને ક્યારે હું દર્શન કરું કા સ્નાન કરતા હોય અને કા પોતાની મરજીથી ખુલ્લી હોય તો દર્શન થાય અને એક દ્રષ્ટિએ તો છાપ જોવાની વાત કરે છે એ પ્રતિક છે હકીકતમાં આખી છાતીનું દર્શન કરવું છે શ્રીજીની છાતી भरावदार गोपीनाथ जी महाराज छाती तुम जुजो बड़कमदारोहड़ी छाती ढालीम कठिन उन्नतम मांसलम समम वक्षो यश महिपाल भव्य न छाती विशालय मजबूत हो दृढ़ मांसल होभरती हो એ કા રાજા હોય અને કા રાજા જેવો પ્રતાપી હોય આવું સામદ્રિક શાસ્ત્ર બળકમદાર પોળી છાતી એ છાતી એમાં પાછા સ્તનના ચિહ એમાં છાપના ચિહ એમાં પાછું ભૃગુલાન શ્રી વત્સ ચિન્હ જીણા જુદા જુદા સ્તનની આસપાસ તિલ એ બધું જોવા માટે પ્રેમાનંદ સ્વામી જંખે છે પછી જંખનાથી એટલું જ નથી તારા ઉ અનુપમ છાપ જોવા નથી આકડો રેલો વાલા મારે હૈડે હરખ જા હંમેશા પ્રિય વ્યક્તિ હોય એને ભેટવાનું ભાવ થાય જ ઘણા વર્ષે માં દીકરી મળતા હોય તો કઈ જ માં હા બેટા એમ કઈ ભેટી જ પડે આંખમાંથી આસડા વૈયા જાય હ દીકરો ખોવાઈ ગયો હોય ને પછી જ્યારે મળે તો બાપને દોડીને ભેટે નહીં અહીંયા જ વળગી જાય ને છે બે બહેનો હોય મળતી હોય મા દીકરો બાપ દીકરો બે બહેનો બે ભાઈઓ બે મિત્રો એ મળે ભેટે એ હેત છે અહીંયાનું પ્રેમની નિશાની છે હેતની નિશાની છે છાતી વળગી જાય પ્રેમાનંદ સ્વામી કે મારા મારે હૈડે હરખ ન માય જાણું છે મળશો હમણાં મળશો અને મળવાનું કોડ થાય છે એમ થાય છે આજે મળશે કે છે હમણાં ઉભા થાય છે પણ એવો પ્રસંગ બને નહીં ઓછો બને કે વારે વાર બને નહીં જયારે કોઈ ગામડાઓથી સંતો આવતા મંડળો ફરીને તો વળી બારગામથી સંતો આવતા મારા એક નિયમ હતો શ્રીજી મહારાજનો શ્રીજી મહારાજે પોતે ત્રણ નિયમની કબૂલાત કરી છે હરિચરિત્રદ્ધ સાગરમાં એક કે ત્રણ નિયમ અમારા અબાધિત છે બઉ સરસ છે એક તો અમે એ નિયમ લીધેલો છે કે જયારે પણ કોઈ સંતો ગામડા ફરીને અમારી પાસે આવે ત્યારે તરત ઉભા થઈ જવું અને એને બથમા ગાલી ને ભેટવું સંતો આવે ગામડા ફરીને ઉભા થઈ બથમા ગાલી ને બેટ એ સંતો ઉતરી જાય ને માર્યા હોય ધોકાવા હોય પેલા એ બધો થાક વિસરી દે બીજું તો કે બીજું અમારે સંતોને ભાળીએ પીરસવું પીરસવાની ક્રિયા નહીં તો સામાન્ય સેવ કોની છે ને આજે તમે જોવો છો ગુરુજનો હોય વડીલો હોય બધા બેઠા હોય નાના સંતો પીરસતા હોય અને અહીંયા બધા સંતો બેઠા હોય અને શ્રીજી મહારાજ પોતે પીરસતા હોય લો જમો જમો નહીં પીરસવાની ક્રિયા સેવ કોની છે અહીંયા સ્વામી પીરસે છે પણ મહારાજ કે અમારો જ નિયમ છે કે અમારા સંતો ને પીરસ વિચારવા જેવું છે આપણે તો કોઈને થોડું કામમાં આ ઉત્સવ પ્રસંગોમાં પીરસવાનું હોય તો એકબીજા એકબીજા છટકી જતા હોય ઘણા ઊભા રાખીએ ત્યારે એમ થાય ભાઈ કોણ આપણે પીરસવાનું આપણને શું છે કેટલા રેશે યાદ રાખવા જેવું છે ને કંટાળવા જેવું છે કેટલો રાજીપાન હોય છે ત્યારે મારા પોતે પીરસતા હશે માણસો તો સદાવ્રત બંધાવતા હોય આપણે તો તૈયાર ભોજન જ પીરસવાનું છે ભાઈ મોટા મોટો યજ્ઞ એ છે કે વૈશ્વના રજ્ઞ અંદર બેઠો છે ભગવાન એને સીધી આહુતિ જવાની છે યજ્ઞ થઈ જાય ભગવાનને તૃપ્ત થઈ જાય માટે કોઈને જમાડવું ઘરનો રોટલો આપો અરે એક વસ્તુ તો રાખવી ઘરે કોઈ પણ આવે ને છેલ્લી બાકી પાણી પીવડાવવું મુખવા સોપારીનો કટકો આપો બે ફ્રૂટ બીટ આપવા પણ કોઈ દિવસ ના દેવાય આતિથ્ય ધર્મ શાસ્ત્રોમાં છે ગ્રસ્થ આંગણે આપણે હોવું જોઈએ કે આપણું થોડુંક ભગવાન આવ્યો થોડુંક જમીન ગ્રહણ કરીને જાય એમાં સેંકડો કદાચ આપણે ન ગમે એવા જમી જાય પણ આવું વ્રત રાખ્યું હોય ને એક સાચો આવીને જમી જાય આપણું પૂરું થઈ જાય સાહિત્યકારો એટલે કેજરી નાખો કાબર ને ચકલા ને કબૂતર એવા જ આવે પણ રોજ નાખવાની ટેવ હોય ને તો ક્યારેક ઋતુ આવે ને ત્યારે મોરલો આવે ત્યારે આંગણામાં કળાઇ કરી રહ્યો જાય એમ ક્યારેક સાચો આવી જાય એ આપવાની ખવડા ખોડાભાઈ બુદ્ધે આપવાનું ટેવ હતી તો મારા આવ્યા ને અનુદાન લેવા આવે જ આપવાની ટેજ કે અમે એને પીરસવાનું સંતો છે પ્રેમાનંદ સ્વામી કે મારે ભેટવું છે મને હૈડે હરખ થાય છે હમણાં મળવું હમણાં મળું પણ કેમ બને ભેટવાની બહુ સંતો ઈચ્છા થતી એક વાત ગરડામાં મહારાજ વાતો કરે આરતી હોય ને બધું પછી વાતો કરવા વાતો કરતા કરતા રાતના બે વાગ્યા બે રાતના વાગ્યા પછી એમાં ખ્યાલ આવ્યો ને નજર ગયું છે તો બધા સાધુ ધીમે ધીમે બધા સુઈ ગયા હોય મોટા મોટા બ્રહ્માનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી જેવા ઊંઘ નું એ પોતે પોતાના ઘર વાત કરે અને કાંઈ બીજી ન કરે ખાલી બોલે તો એમાં તો હોય જ ને ભાઈ આ બધા એ સાંભળે પણ મહારાજ નો નજર ગયું એટલે મહારાજ કહે સૂતા છે કોઈ સંતો અરે આવી વાતો થાય છે અને સૂતા છે સાધું સૂતા છે બ્રહ્માનંદ સામે મારા શરીરના ધર્મ છે ઊંઘ આવે થાકે સેવા પ્રવૃત્તિ હોય થાકી જાય તો સુઈ જાય તો ભલે સૂતા અરે પણ આવી વાતો થાય છે અમારું દર્શન થાય છે અમે બેઠા છીએ અમે વાતો કરીએ છીએ અને સુઈ ગયા બે ત્રણ વાર કીધું બ્રહ્માનંદ સ્વામી તળ ઝડપી મારા એક કામ છે ન હોય કાલથી ન હોય શું અમે જેટલા જાગીએ છીએ ને એને બથમાં ઘાલીને બેઠો એટલે હવે એ સવારે જાગે ને પછી એને ખબર પડે મહારાજ બધા એક એક અને બ્રહ્માનંદ સ્વામી ની ફાઈન જોતા હોય મુક્તાનંદ સ્વામીને ભેટતા હોય પ્રેમાનંદ સ્વામીને બેઠતા હોય મહારાજ આમ પીઠમાં થપકારા બોલાવતા હોય કોઈ તે વેલાયમ થા એવા મૂકવાનું મન ન થયું હા એ મારા તો ભેટ એક પછી એક થયું શું એમાં એક વખત સાધુ હતો ને એ જાગી ગયા એને જોયું તો બાપો મળતા છે કે એને બીજાને જગાડ્યો જાગે જાગો જાગો બાપા મળે છે એટલે ભેટે છે જાગો બધા હવે અંધારું તે દીકાય લાઈટો તો નહીં નાઇટ લેમ્પ નો હોય કઈ હોય ચંદ્ર અજવાળે કે એવું પાતળું હોય છે ચાર વાગ્યા આપ પૂરું થાય તો થાય પણ મહારાજ બ્રહ્માનંદ સ્વામી ને જમું કે સ્વામી બ્રહ્માનંદ હા મહારાજ આનું હરું કેમ આવતું નથી એ મહારાજ આવો લાભ મળે ને તો હું હોય કે જાગે એને લાભ મળે ઊંઘે એને લાભ ના મળે પણ ભેટવાનું તલ પાપડ કેવાય એમ ભેટવા માટે ફગવા રમતા હોય રંગોત્સવ કર્યો હોય પછી કે મહારાજ સંતો ફગવા માં શું આપીએ કઈ નઈ બેઠો અમને બધા આટલી તાણ રહેતી હવે સુખ હશે તો એની ઉત્કંઠા કેટલી રહેતી બસ અમને ભથમાં ગાલી ને ને તમારે બસ મંદિર ગરડા નું હોય વડતાલ નું હોય તો મારા સેવા કરતા હોય ગારાના ચૂના હાથ હોય તો ભથમા ગાલી કાઢીને બેઠ તો પછી અમુક આળસુ હોય ને એ ચૂના વાળા ગારા વાળા હાથ કરીને આવી જાય ભગવાન તો ઓળખે ને મારા ત્યાં આળસુ છો જાવ અહીંથી હાથ કરીને આવ્યા રાજી થાય એમાં રાજી પો તૃપ્તિ ઘણું બધું હોય એટલે ભેટવાનો તાન વાલા તારા ઉનુપમ છાપ જોવાની વાલા મારે હૈડે જાણું છે હમણાં માળો એક આનો અર્થ મને ઉગ્યોય કહું છું મરમ જ છે તારવેલો છાપ એટલે ચિહ્ન ને બીજું છાપ એટલે સગડ કે સગડ હોય ને સ્ટ્રેસ કે જેને ઇંગ્લિશમાં નિશાનીઓ પ્રેમાનંદ સ્વામીનું કેવું એવું છે કે આ છાપની ચિહ્ન સુધી મેં મહારાજનો મહિમાનું જે રસનું વર્ણન કર્યું છે એ જેને જીવમાં ઉતરી જાય એને ભગવાનની નિશાની મળવા માંડે શું હવે આવ્યો હવે આવ્યો વાલા મારે પછી હૈડે હરખ નમાય જાણું છે હમણાં મળો રહે એ આવ્યો એ આવ્યો એવું થશે પણ અહીંયા સુધી મેં જે વર્ણન કર્યું એને જે આત્મસાત કરી લે એને ઝનકાર સંભળાવવા મળશે કે હવે આવ્યો હવે આવ્યો હવે આવ્યો એને હગડ મળી જશે એટલે આ પચાવવાની વાત છે પછી સરસ વાત કરી વાલા તારું ઉદર અતિ રસરૂપ શીતળ સદારનાથજી રેલો આવો ઓરા પ્રેમ સખી નાથ વળી પાછી મળવાની વાત ઉદર જોયો કે મારે મળવું છે ભેટવાની વાત તો આવે જ હા પણ વાળા તારું ઉદર અતિ રસરૂપ રસરૂપ છે શ્રીજી મહારાજ નું ઉદર કેવું એમ આ સામુદ્રિક શાસ્ત્ર માં એ પણ કીધું છે છાતી આ પડખા અને ઉદર ભરાવદાર ઘાટીલા માંસલ હોય એ સુખપ્રદ કહેવાય ખપાટી જેવી છાતી હોય પહાડા દેખાતા હોય પેટમાં ખાડો પડી ગયો હોય થાળીના કાંઠા જેવા પડખા હોય એટલે એટલે ખાલી પડખા જેવા જરા ભરાવદાર પડખું હોય કમસે કમ ઉપસેલું હોય ખાડો પડી ગયો એવું હોય તો શું કામ પેટ રૂડું ને રૂપાળું કે જીવન જીવન જાણું છું ત્રિવળી પડે છે જો તેમાં કે જીવન જાણું છું પોયણ સમ શીતળ સુખ જે માં કે જીવન જાણું આવું સરસ ઉદર પીપળાના પાન જેવું કલ્પના આવે છે ને આ ઉપલા પાંદડાની જે નાની તીરખી હોય પાંદડું પોળું થયું અને નીચે આવ્યું આવું સરસ પીપળના પાન જેવું ઉદર કેવું છે રસરૂપ છે પ્રેમાનંદ સ્વામી કે એ બધો રસ તો આ ઉદરના દર્શનમાં જ છે પણ જીવને ખબર નથી એટલે પંચ રસમાં દોડે છે આ ખાઈ લો ને તે ખાયલો ને ભાવનગરના ગાંઠિયા ખાઈલો રાજકોટના પેંડા ખાઈ ખંભાતની સૂતર પેણી ખાયેલો સેવડો ખાઈ ડાકોરના ગોટા ખાઈ રાયપુરના ભજીયા ખાઈ લો સુરતની ગારી ખાઈલો ખમણ ખાઈ મુંબઈનો હલવો ખાઈ અરે ભાઈ એ રહેવા આ સાવરિયાના ગોલા ખાઈ લો પંદર રૂપિયામાં ફપારી દે આવે તો દોડે ગોલે પણ એ બધા રસ કોને જેને આ રસ ચાખ્યો નથી આ રસ પ્રેમાનંદ સામે આનું દર્શન કરો આનો સ્પર્શ કરો જેને જેણે આ ઉદરનો સ્પર્શ કર્યો આનું દર્શન કર્યું કોઈ રસ જીવનમાં ના રે સંસારના રસ બીજો શ્રીજી મહારાજ એ ધ્યાન કરજો એ વાસુદેવ નારાયણ ઓરડા એ ઓછરીની કોર ત્યાં મહારાજ ઉભેલા હાથમાં નાનકડી ચડી અને આમ ખેસ નાખેલો અને ઉદર ખુલ્લું ધોતી ઉપરેલી અને મહારાજ ઉભેલા કોઈ પારસા ભક્તો હશે એમાં પ્રેમાનંદ સ્વામી નીકળ્યા એટલે પગે લાગવા સેજી આવે અને મહારાજની પાસે પગે લાગવા પણ ઓછરીની કોર ત્યારે ઊંચી હતી પ્રેમાનંદ સ્વામીનું શરીર આમ નીચું હતું પાછું હવે થયું શું મહારાજને પગે લાગ્યા પ્રેમાનંદ સ્વામી મુખ અને મહારાજ નાભીને એક લેવલમાં આવ્યા પ્રેમાનંદ સામે કે આમ મુકાય નહી અને લઈને મહારાજ ને કેડ માંથી પકડી અને ના વ્યૂ ઉપર બચી ભરવા માં બે તા થી દબાવી ચ ચેવા મહારાજ ને બચકું ભરી લીધું મૂકે કોઈ રીતે મૂકે બે તા થી દબાવી એવું મૂકે ચાર એટલે મહારાજ એલા રાડ પાડી ગયા હમે બ્રહ્માનંદ સ્વામી મહારાજ એલા બ્રહ્માનંદ દોડ ગયા પ્રમાણે મને બચકું ફીર્યું બ્રહ્માનંદ સ્વામી અહીંયા ભર્યો તો મને ભરવા ગયો મહારાજ ક્યાં આવે બ્રહ્માનંદો લાગર હોય નાનું છોકરું હોય ને એને તમે પેટ ઉપર આમ ભભો ભભો કરો ને એનો સ્વાદ હોય છે જો ખરેખર બાળક એના શરીર સુગંધ જેવું કોઈ પરફ્યુમ નહી શુંગી જોઈજો અને મોટા થાય છે પછી શરીર ગંધ બગડી જાય છે એટલે બીજું છાંટવું પડે છે દૂધમ સુગંધ હોય છે નાના બાળકને કુદરતી સુગંધ હોય એવી સુગંધ તમને કોઈ પરફ્યુમ આમ મળે એવું હોય છે પછી ગંધ બધી આવતી હોય છે એને પેટ ઉપર તમે એ ભભ કરો ને તોય જો સંસારીઓનો આનંદ હોય તો આ તો ભગવાન છે એના ઉદર ઉપર આવી રીતે બચી કરવું એ કોણ મૂકે ભાલા તારું ઉદર અતિરસરૂપ શીતળ સદા ના આ મજાની વાત છે पेर गरम होने चाय पगछे गरम हो ठा हो तो समझवा तकलीफ है कोई मरणासन हो ये तो एना पेले थी पग ठंडा पड़े टाढ़ा पड़ जाए थे हंकेलाय हाँ पेर गरम जो पेर पग ठंडा हो ये तो ये रोग चाह पेर गरम सर ठंडा चाय माथू ठंडू जो पग गरम जो આપણે ઉલટું ઘણી વાર થતું હોય છે પગ તાડા હોય ને માથું ગરમ હોય હવે માથું ગરમ હોય એટલે બીમારી છે દુખતું હોય કઈ ન હોય ચેન ના હોય તબિયત બગડી હોય માથે અડો તો ઠંડુ જોઈએ મસ્તક ઠંડુ પગ ગરમ અને પેટ નરમ આમ અડો આમ પોચું પોચું લાગવું જોઈએ આંગળાએ વાગે એવું હોય ને કે કેટલાય જણાનો કબજ થઈ ગયો હોય ડૉક્ટરે છે ને પેલા આમ પેટને જોવે ડોક્ટર વૈદ આવે ને પેટને જોવેચું હોય ને તો અંદર પાચનક્રિયા બરાબર છે પણ હવે આમાં આમ થાય ને આખો લોચો જ આવે હાથમાં બધું કઠણ પેટ નહીં સારું એ તબિયત બગડેલી જ ગણાય નરમ અને ઠંડુ પેટ જોઈ પેટ ગરમ હોય તો પીક પ્રકોપ છે શીતળ સદા નાથ જી શ્રીજીનું પેટ નરમ અને શીતળ પણ કેવું પોયણ જોવું પોયણી રાતના ખીલે કમળ દિવસે ખીલે એવું શીતળ ઠંડુ આમ તમે કોઈક ના એવા ઉદર હોય સરદ કે તમે જો ક્યારેક અડી ગયા હોય કે આમ ગાલ અડાડ્યો હોય કે હાથ અડાડ્યો હોય તો આમ ઠંડુ હોય ઉદાર શીતળતાનો અનુભવ તો ભગવાનની તો શું વાત કરવી શાન શીતળ પણ એ શીતળતા એક આ સારી બીજી શીતળતા શું કે ગમે તેવા માન થાય અપમાન થાય વેણ કવેણ થાય બધું પી જાય એવી શીતળતા જરાય વગ્ર વ્યગ્રતાને જરાય ઉગ્રતાને એને ઠંડા પેટવાળો કહેવાય ને પેટના ઠંડા હલે નહીં ચલે નહી તપે નહીં કાંઈ હસ જા અમે છે ને શાસ્ત્રીજી મહારાજ સાથે હું એક્યાસી પેલા આ મંદિર માટે આ માર્બલ આ મંદિર જૂનું મંદિર હતું ને એના માટે આરસ લેવા મકરપુરા છે ને મકરાણા મકરાણા મેં ગયા હતા હું બેલો હતો હમ પછી આરસ ના શેઠિયા હોય એક દુઃખ એક શેઠની પેઢી હતી ત્યાં અમે બેઠા સામી હતા ગુરુ અને અમે બાજુ બેઠા હવે શેટ બધી મહત્ત્વની કેટલા બીજા એની પાસે વેપારીઓ આવતા હોય વાત કરતા હોય આરસની લેવાની ખરીદીની આપણે પણ કંઈક વાત કરતા હોય શેટ બેઠાથી પહેરી હતી ટોપી અણિયાળી પહેરેલી મારવાળી શેટ બેઠેલી એમાં એક કોઈક વસ્તુ વેચવા વાળો આવ્યો से शेठ जी एसा है ए ऐसा है ए ऐसा है हाँ जी जी हमें नहीं लेना अभी समय नहीं है बाद में आओ वो लोग जाय नहीं पर सेठ जी बाद में मेरे को टाइम नहीं मैं यहाँ से निकला कोई प्रांत से आया आप ले लीजिए सिर्फ थोड़ा देख लीजिए वस्तु बतावे जाय जाय सेठ जी के हाँ भाई बाद में आना शांति रखो जाओ फिर आओ हम कहाँ जाएँगे कल आओ બોલો કે નહીં કલ તો હમ નીકળ જાય ગયા આ અમારી ચીજ દેખો કેટની કિંમતી હૈ બઢિયા હૈસા લ્યો સ્વામી અમારે સામું જોઈને કે જો શેટ તપે છે હળો કેટલો ટાઢા પેટનો છે આટલું મહત્વનું વેપારનું કામ છે આપણે ખરીદી બીજા આવ્યા છે બીજા ખરીદીની વાતો કરે છે અને હાવ ફીજું લાવીને બેઠો છે પણ જો એ તપતા જ નથી કે જો તો ગજબ છે અને ખરેખર હોય એને બહુ પૈજુઓ પેલાને શેટ તપા સામી ગયા ગુણ લીધા છે આપણે જ એને નાખી દઈ પોક પોક ને આવી પ્રકૃતિ હોય બોલો જરાય તપે ને કાંઈ જરાય પાણી હલે એક શેઠજી ને છે ને એક જણાવ્યું બબે કટકા ગાળી દે તો શેઠદા જેઠજી ગાળી દે છે હા ઠંડા પેટ જોવો તો શ્રીજી મહારાજ ને પહેલેથી તમે જો રઘુનાથ દાસજી રામાનંદ છે વિરોધ માં હરભાઈ વાલભાઈ એમણે વિરોધ કર્યો મેઘજી હલભાઈ જોરદાર વિરોધ કર્યો એટલે આત્મારામ વૈરાગી તો બીજા વૈરાગ્યું એણે વિરોધ કર્યો જૂનાગઢ જાય તો મંગળજી દિવાન એ બધા બેઠેલા હોય ભાવનગરમાં મહારાજા હોય એ હોય વડનગર વિસનગર લાલના સુબો હોય વડોદરામાં બાબો દીવાનો હોય પાદરામાં કાનોજી હોય જ્યાં જો અમદાવાદનો શેલુકર સુબો હોય બધે રાજકીય પુરુષો હોય કેટલાય બધા વિરોધમાં હોય દાદા દરબાર જીવા હોય રોજની ઉપાધિ પણ છતાંય તમે જો શીતળ સુખ સદા શાંત મહારાજ વ્યગ્ર નહી એ તો બધું પચાવે જ છે તારું ઉદર અતિરસરૂપ શીતળ સદા નાથજી આવો ઓરા પ્રેમ સખી ના પ્રાણ પ્રાણ ઉપર ભાર છે પેલી વાર પ્રાણ શબ્દ આવ્યો છે આવો ઓરા પ્રેમ સખી પ્રાણ આપણો પ્રાણ શું છે શ્વાસ પ્રેમાનંદ સાંઈ પ્રાણ શું છે શ્રીજી મહિ આપણને શ્વાસ રૂંધાય તો તરત અકળામણ થઈ જાય પ્રેમાનંદ સ્વામીને મહારાજનું દર્શન ન થાય તો એનો જીવ અકળાય છે એનો પ્રાણ ત્યાં છે આપણી બાળકથાઓને એવી પેલી કથાઓમાં આવે છે ને ફલાણા રાજાનો જીવ પિંજરામાં પૂરેલા પક્ષીમાં છે પેલા પોપટમાં છે એ પોપટની ડોપ મરડી નાખો રાજા મરી જાય એનો પ્રાણ ત્યાં એમાં પ્રેમાનંદ સ્વામીનો પ્રાણ તો સહજાનંદ સ્વામી આવો અરા પ્રેમ સખીના પ્રાણ પોતાનું નામદન કીધું છે કે મારા પ્રાણ છો તમે બીજું મારો કોઈ પ્રાણ નથી સીતાજીને વનવાસનું જ્યારે હટ લીધી રામચંદ્રજીએ કહ્યું ભગવાન રામે કે વનવાસ મને છે દેવી તમને નથી તો કે કંઈ વાંધો પધારો વનવાસ તમને છે પધારો પણ તમને ખાતરી હોય કે તમારા ગયા પછી જાનકી જીવવાનો હોય તો તમે પ્રેમથી જાઓ તમે આમ પગ ભરશો મારો પ્રાણ છો છૂટી જાય છે એટલે હાર્ય લીધા છે પ્રાણ શું છે પ્રેમાનંદ સ્વામી કે છે મારો તમે પ્રાણ છો અને આવો પ્રાણ થાય તો આવે એ વાત એ સાચી નહીં આટલી અકળામણ થતી હોય રામકૃષ્ણ પરમસ પાસેથી કોઈ અહીંયા વિવેકાનંદજીનો પ્રસંગ એ તો પ્રચલિત થઈ ગયો નરેન્દ્રનાથ જેને તેને પૂછે વિવેકાનંદ નરેન્દ્ર હતા ત્યારે કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિ હોય ભગવાન જોયે જ ના પડે હાલતા થઈ જાય આપડે આ રવીન્દ્રનાથ ટાગોરના પિતા શ્રી દેવેન્દ્રનાથ ટાગોર બહુ મોટા સાધક ઋષિ જેવું જીવન ગંગાજીના પ્રવાહમાં મોટી નૌકા રાખતા અને એમાં જ રહેતા અને એમાં સાધના કરતા દેવેન્દ્રનાથ ટાગોર બહુ મોટી ખ્યાતિ સાધના કરીને એકાંત વ્યક્તિ તો વિવેકાનંદ નરેન્દ્રને ખબર પડી કે એ તો બહુ મોટા સાધક છે અને લોક સંપર્ક વિમુખ છે અને એ એકદમ સાધનામાં રથ છે ભૂમિ પર પગ મૂકે છે રાત્રે બાર વાગે નદી પીડ્યા નરેન્દ્ર ત્યાં જઈને હું ઓળખું પકડ્યું અંદર પાણી લથબથ ને અંદર ઉતર્યા દેવેન્દ્ર કોણ છો એ પછી તમે ભગવાનને જોયા છે એલા કે અત્યારે આ પૂછવાનો સમય છે પાછા જ મળી ગયા એ કે પૂછવાનો સમય તો ગમે ત્યારે ભગવાન માટે કુદિન વળી ગયા એટલે ઉભો રે શું જરૂર છે જે આ પ્રશ્ન ન સમજી શકે આ જિજ્ઞાસા તો હવે એને મારી પાસે શું એને સમજવાનું છે ભગવાનની જિજ્ઞાસા સમય ઉપર ચાલે સવાર જ ઉગે ને પછી હાથ જાય નીકળી ગયા પછી કોઈ પ્રશ્ન કોઈ ક્યારે એના માટે એને ધ્યાન જ દીધું અને પછી અહીંયા રામકૃષ્ણ પરમંશ પાસે આવ્યા એ જ પ્રશ્ન પૂછ્યો તમે ભગવાન હા તમે મને બતાવો તો હા ક્યારે જોવો અત્યારે તો હા અને અંગુઠો દબાય્યો અને બ્રહ્માનુભૂતિ કરાવી નરેન્દ્ર સમર્પિત થઈ ગયા એ તો વાત જાણીતી છે ને હવે આ વાત છે ને જાણીને પછી બધે જતી હોય તો એક જણા ને થઈ ગયું કે પરમશજી ભગવાનના દર્શન કરાવે છે બેઠા છે પરમશજી મને ભગવાનને મેળવવાની બહુ ઈચ્છા છે ઝંખના બસ એક જ ઝંખના છે દર્શન થાય તમે મને દર્શન કરાવશો તો કે જરૂર હલો તો ચાલો ગંગાના કિનારે લઈ હાલો કે નાઈ લઈએ પેલા તાલો નદીમાં ઉતાર જેવો એને ડૂબતી મારીને માથું અંદર ડૂબાઈ દીધું ગમે એવા તરફિયા મારે બારસ કાઢવાનું તી અને ભાઈ ગુંગળા મન થાય એટલે ઓઈલો એમ થઈ ગયું કે મિરો મરીઓ મીરોગ ગયો ને એમાં પછી એમ લાગ્યો કે હવે મર્યો હતો એટલું બળ કરીને માથું બહાર કાઢી નાખ્યું અને રામકૃષ્ણ પરવા માટે સાધુ છો કે તમે કોણ છો તમે શું થયું અરે હું મારી નાખવો તો તમારે હું પૂછવા ભગવાનનું દર્શન કરાવવાનું તમે આ શું કરતા હતા તો કે તને અંદર શું થતું હતું અરે ક્ષણ ક્ષણ મામ જીવ તળપતો હતો શેના માટે શ્વાસ માટે ક્યાંયથી જો શ્વાસ મળી જાય જીવન રહી જાય એમને આવી અકળામણ જેથી ભગવાન માટે થશે ને ત્યારે હામી આવીને ઉભો રહે છે ગોતવા નહીં જાય ઝંખના લઈ આવી જા નરેન્દ્ર આવી ઝંખના હતી તને છે મેં તને કીધું હાલ ગંગાને કીધું હલતોથી કે અવઘડી બતાવો ઓઠે નહીં બેસી ગયો પલાઠી વાળી તને તું ગંગામાં સ્નાન કરતો કાલે સ્નાન કરી પેલા આવી જિજ્ઞાસા લે તો આવો જો પ્રાણ તડકતો હોય તો હામાં આવીને બાથ ભરે મળે વાત સાચી આમ તો આપણી જ કમી છે ને એટલે પરમસિંહ બધાને સલાહ આપતા હો તમે દુનિયામાં બહુ બધાની પાસે રડ્યા છો પણ ઠાકોરજી પાસે રડવાનું ક્યારેક કરો એ રડવાનું ક્યારેક સાર્થક થઈ જશે ભગવાન પાસે રડવાનું કરો એની પાસે બેસીને રડો આ શું એને એના માટે સારો હું તો એમાં થોડું ભેળવીને કહું કે પેલા લોક બાબતો માટે રડો ચાલો કે મારે પૈસો નથી ને મારે આ નથી ને તે નથી એ રડતા રડતા અભ્યાસ થશે એના માટે રડવાનો અભ્યાસ થશે પણ આપણે બીજે બધે રડીએ છીએ ભગવાન આગળ રડતા નથી અને રડે એને હોંકારો જ છે હવે એ તો હકીકત છે એને હોંકારો જ છે પણ ભગવાન માટે રડવું છે એ બોયલું જરાય ખોટું નથી હું કારો દે છે એટલે પ્રેમ સખી કે છે આવો અરા પ્રેમ સખીના પ્રાણ મળું ભરીથ જીરેલો હું તમને મળું એ તમે મને મળો એવું સતત મારું મનમાં ચિંતન થાય છે આવું કેમ થઈ જાય છે એનું એક જ કારણ છે વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ રસિક જોઈને મૂર્તિ જ તમારી એવી છે એટલે આવું થાય છે પણ એ વાત આજે નહીં पचीना शुक्रवार करी अँ आटल पूरू सहजानंद स्वामी महाराज